દા ભગવા ના સિમ જય જયકાર હો જય જયકાર હો દા ભગવા ના જય જયકાર હોય જયકાર હો जय जयकार दादा भगवान राम शिव जय जयकारो दादा भगवानना शिव जय जयकार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 દા ભગવા ના શિવ જય ચારો દાદા ભગવાન ના શિવ જયકાર દાદા ભગવાન શિવ જય ચારો દાદા ભગવાન ના શિવ જય જયકાર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 ભગવાન જય સચિદાનંદિદાનંદ મહાપુરુષો આપડા નીચે બેઠા છે જુઓ એટલે આવે અમારો આખો દાદા ભગવાન અમારોમાં મૂકેલો લઘુ ભાવ એવો પ્રખર પડે સૂર્ય નારાયણ એવી રીતે તપે એટલા માટે એટલે અમે જોયું કે આસનો ના અમે જોયું કે આસનો ખાલી કેમ છે મારી તો ફરજ છે કે આસનોને દર્શન કરી લેવાના કારણ કે હજાર પુરુષો છે બધા બધા આસનો દર્શન કરી લીધા મેં તો પછી જ નજરે પડી વાત કરો છો હે જય સચિદાનંદ રસિકભાઈ તમારો ભાવ તો બહુ જબરો કેવાય રસિક મારો ભાવ નહિ ભાઈ અને બધો પરિવાર કાંતિભાઈ આપવાન ને એ હું હર્ષિલાબેન આવી ગઈ છે શું વાત કરે અમારા બાપુજીનું બહેનનું હૃદયનું મિલન એવું સુંદર હતું કુદરતી આ બધું બન્યું હૃદયનું મિલન એને મિલન કહેવાય છે દેહના મિલનને મિલન નથી કહેવાતું એટલે આ કાળમાં લગ્ન જીવનોમાં મુશ્કેલીઓ પડી જાય અરે રે સોરીબહેન કેવું છે આ તો દિલના મિલનો હોવા જોઈએ ખરું નહીં તો ફાગણ ખીલન સાહેબ રસીલા ક્યારે આવ્યા નવીનભાઈ આવ્યા છે એકલા કેમ કરીને આવ તમે જોડે જોડે જોડે કાયમ ના રહો છો એ તો પેલું કામ બંધ થઈ ગયું એટલે આપડે એકબીજાની આપણી બધે વાતો કરી લઈએ કવિરાજ કોઈ વાત આ પૂતગલ ક્યાં સુધી પૂતગલ કેવાય કવિરાજ જો પાણી આપજો ને તમે જોયું ચાબા જોયે છે ચાલ મંગાવી લેશે કામ પર જાય એટલે કામ ની ચા પીવી જ પડે થોડી તો પછી નીચે સાઈડ ઉપર જઈએ સાઈડ જોઈએ નાસ્તો ચાલે ગયો તો પેલી જ વાર પછી દાદાએ કંઈક ચા મંગાવી દાદા હું ચા પીને આવ્યો છે મને ડાયો થાય ને અમારી ચા પીશ તો ભક્તિ ઉત્પન્ન થશે ચાલો તો આપણે થોડી સત્સંગની વાતો કરી લઈએ કારણ કે પૂતગલ ક્યાં સુધી કહેવાય છે કે જ્યાં સુધી ચેતનની હાજરી છે ત્યાં સુધી ચેતનની હાજરી વગર હંમેશા પૂતગલ હોઈ શકતું જ નથી એટલે અહીંયા આગળ દ્રવ્યક્ષેત્રકાળ ભાવને ભવ એ પાંચમું ભવનું મુખ્ય કારણ મૂક્યું ભવ એટલે પાંચ ફેડરલ કોઝીસ કયા છે તે આખા મૂકી પાંચ બેઝિકલી બેઝિકલી અને વ્યવસ્થિતમાં ચાર ફેડરલ કોઝીસ શું કહ્યું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ ભાવ એટલે ચેતન સ્વરૂપે જે સમજાયું છે આપણા જમાનામાં શાસ્ત્રોમાં બધે તે અસલ ત્યાં આગળ પૌદ્ગલિક ચેતન સ્વરૂપે સમજાયું છે એટલે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ વ્યવસ્થિત જેમ ચલાઈ રહ્યું છે આ ચાર ફેક્ટરોથી એને ફેડરલ કોઝીસ કયા ફેડરલ કોઝીસ અને ચેતન સાથે શરીર હાજર હોય ત્યારે ભવ ઉમેરાય છે અંદર ભાવ અને બહુ મોટું કિંમત એટલા માટે આજે આપણે એકબીજાની વાતો કરી લઈએ આ શરીર છે તો વાત કરાશે નહીં તો હું કરીશું બોલો બેઠા છે બીજું કોઈ આવ્યું છે સાથે કોણ કોણ છે મમ્મી છે આજે કોણ આવ્યું છે બધે ફરિયાદ કરવું છે મારે શું નક્કી કર્યું છે અને અમુક વાણી એવી સરસ નીકળે છે કવિરાજ તો શું આપતા તા સાહેબ ના કઈ બોલવાનું બંધ થઈ ગયું જીભ ચાલે છે ચાલો આપડે સત્સંગ કરી લઈએ કઈ રાજે આજે તો બધા વડીલો આવ્યા છે બધા છે એમને બહુ તકલીફ છે બધું આંખમાં ઓછું દેખાય છે દિસે સાહેબ ને અબ ગજબ ન ફેમિલી હમ કેવું આનંદમાં કેટલી સરસ કર્યું હતું એમને કેટલું જય સચિદાનંદ જય સચિદાનંદ નમો વિતરાય નમો વિમો હરીહતા નમો સિદ્ધાણ નમો આય રિયણ નમો આય રીયા નમો વજો વજ નમો લોયે સવ સાહુણ નમો લોય સવ સાહુણો સવ પાવ શણું સર્વપાવસણો મંગલાંચ મો ભગવતે વાસુદેવાય નમો જય સચિદાનંદિદાનંદ જય સચિદાનંદ જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાન સુરજભાઈ આપણે શું કરીએ વાતો આ તમારો ભક્તિયોગ લાયા અદ્ભુત લાયા આજના સંદર્ભમાં આ પરા ભક્તિ આપણી કહેવાય દાદા ભગવાનના સીમ જે કારો એ પરમાત્માની આપણાથી આપણા મહિલા દાદા ભગવાન પરમાત્મા સ્વરૂપ એમની આપણે જ પોતે ડિરેક ભક્તિ કરી લઈએ છીએ એટલા માટે બ્યાસી ની સાલમાં નહીં રસિકભાઈ નાતા સાહેબના ઘેર એટી સેવનમાં છેક છેલ્લે ના તાર પહેલાં નહીં અચ્છા એટલે ત્યારે એમને ત્યાં વાત કરી કે કીતન ભક્તિ ચાલુ કરો કે છે ત્યારથી ચાલું છે મહેતા સાહેબને ત્યાં પહેલી થઈ પછી ચાલું આજે ક્યાં ક્યાં ચાલે છે અમેરિકામાં તો ક્યાં ક્યાં લાંબે લાંબેથી બધા આવીને બધા ભેગા થાય છે બોલો હવે અમેરિકામાં પચાસ સાઈઠ સિત્તેર ભેગા થયા નાની વાત નથી બે ચાર બે ચાર જણને ભેગા થવું મુશ્કેલ છે ત્યાં તો બધા કામ ના બઉ કામ વગરના હોય છે ને એટલે મુક્લ કામ વગર ના અમારી હોય છે એટલે પછા મહાપુરુષ તમારું સ્થાન ગ્રહણ કરો ને ચોટી નહી પડે એટલું કઉ તમને ખાતરી આપું જાઓ હા બેસે બેસે બેસે બેસે આ તો ઉત્તમ કેવાય દર્શન ઉત્તમ કહેવાય અને ભક્તિ કવિરાજ ભક્તિને જ્ઞાન નો એવો અન્વય સંબંધ છે શું કહ્યું અન્વય એટલે કે ભક્તિ એ જ્ઞાન નો ગુણ છે કઈ રીતે કે જ્યાં સુધી આપણને દેહ ના શરીર છે ત્યાં સુધી એ દેહની સાથે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આપણી પાસે એ જ જ્ઞાન આજે કેવળ દર્શનના સ્વભાવથી પાકુ થતું જતું જાય છે આજ્ઞાધર્મથી કરીને અને આપણે સતત જ્યારે નવરાશ મળી હોય અર્થાત કોઈ ફાઇલ ના હોય કે ફાઇલ આપણો ઉપયોગ એ બાજુ ના ખેંચે એવું ફાઇલ ના હોય અને એવી ફાઇલ ના હોય ક્યારે કહેવાય કવિરાજ હા એટલે કે બહારની ફાઇલોની વાત કરી ત્યારે આપણે નવરાશ મળે અંદર બેના કરી લઈએ પોતે સમજાયું ને આપણી પોતાની સિદ્ધત્વની ભજના કરી લઈએ એના અન્વય ગુણો સાથે અદભુત રીતે અને વચમાં જરૂર પડે તો પૂતગલ અને આપણા મન વચન કાં એના લક્ષણો શું છે એ લક્ષણોએ થોડી થોડું બોલી અને જાણીએ કે આ લક્ષણો છે પરંતુ હું તારી જોડે આજે બહુ સારી રીતે તને જોઈ જાણી શકું છું આટલું કહે કંઈ કરીએ આપણે એટલે ત્યાં આગળ ભક્તિ રહી બહારમાંય ભક્તિ રહે જ્ઞાન છે જ્ઞાન અને ભક્તિ બે અન્વય ગુણ સ્વરૂપે છે શરીર વગર ભક્તિ હોય નહીં શરીર વગર ભક્તિ હોય નહીં અને શરીર ચેતનની હાજરી વગર હોય નહીં પરંતુ આપણામાં એ ચેતન સ્વભાવ આખો પ્રગટ છે અને આજે ઘણા આટલા વર્ષો પછી કંઈક સ્થિરતા ને બધાને પામેલો છે સારી રીતે બધાય એટલા માટે તો બધાનું વ્યક્તવ્ય બધાને એકબીજાને કામમાં લાગે જેની પાસે જ્ઞાન હોય એને પણ કામમાં લાગે એવું એટલે તો રિસર્ચ સેન્ટરમાં હરીશભાઈ સાહેબ આવ્યા છે ત્યારે બરોબર બરાબર છે મારે રાધે સાહેબની ઈચ્છા છે એ પ્રમાણે લઈ લઈએ બધું અને વસંતભાઈ કે મારો તમને પૂરો સહકાર છે જાઓ હં એવું કહે છે એટલે કવિરાજ આપણી અદ્ભુત તમારા પદોની કીર્તન ભક્તિ જે દાદાએ કહ્યું છે કે નવરાશ ફળે તો ગણગણ્યા કરવું આ ગાતાનાવાળો વાંધો નથી તો અંદર ચાલે કે અમારે અંદર તાર જણઝણ કંઈ થયા કરે ને કહેશે અમે કર્યા કરે કે હે એટલે એ એનો પ્રોજેક્ટ આખો સુંદર થાય છે એટલે મેં કઈ રાતને વિનંતી કરી કે આ વંથળીની ભાષામાં સમજણ પાડે બહુ સારી સીધી સમજણ પડી જાય બધાને હા એટલું સીધું સરળ અંદર તો બધું સરળ સીધું સટ થઈ ગયેલું છે એમાં ના નહીં પણ હજુ વાંચક તો હોય ના કર્યું છે તો કર્યું ક્યાં કોને છોડે એવો છે આપણે ના છોડીએ ને ત્યાં સુધી આપણને છોડે એવું નથી સમજ્યું ને અને એ તો વ્યવહારકાળનું લક્ષણ છે વ્યવહારકાળનું લક્ષણ છે અને એ કર્મકૃત છે પાછું એમ એમ નથી કાર સ્વયં તત્વ સ્વરૂપે નથી એને કર્મને લેવા દેવા નથી પણ એના વગર કર્મકૃત આ પરિસ્થિતિ હોય નહીં વિશ્વની પરિસ્થિતિ હોય નહીં કશું જ ના હોય કંઈ જ ના હોય આ પૂતગલ બધું ફેરફારી માર્યા કરે છે કશું જ હોઈ શકે નહીં અને પૂતગલ ફેરફારી મારે છે હું તો ફેરફાર મારી શકું છું નહીં છતાંય આ પૂતગલ હાલે ચાલે જ મારે કેમ હાલવું ચાલવું પડે શકે છે તો કે ના એવું નથી તે આપણું આ દાદા ભગવાન આજના પરમાત્ નું પ્રકાશ સ્વરૂપ હમ એ પરમ પુરુષ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ પરમધામ સુખ ધામધામ એમનું પરમ સુખ અંદર આપે આપ્યું ભાન દાદા આપને સદા પ્રણામ પ્રણામ પ્રણામ ખરું કે નહીં બરાબર છે તો કવિરાજે તો બધું જ વણી લીધું છે કશું બાકી નથી રાખ્યું એમને એમને પ્રાણાથી પાછ સૂતી મૂકી દીધી અંધારા કોટી પછી બોલાવડાવ્યા છે ને અને સદગુરુ બોલી દો સદગુરુ સપભુ સદગ પર મ સુખધા એટલે કવિરાજ આજે આપણે સુરજભાઈએ આપણને અઢારમો અધ્યાય ને અષ્ટ બારમો હા અષ્ટ દસો બરાબર છે દ્વાદશ દ્વાદશ એટલે બારમો એમનો ભક્તિ ભક્તિયોગનું આ પૂછ્યું છે અને એ એક બે ત્રણ એક ત્રણ ચાર પાંચ આઠ વગેરે છે બધા એ આપણે લઈ લઈએ એનો સત્સંગ કરી લઈએ આજે અને આજે સુયોગ પણ સારો છે કે આપણે દાદા ભગવાનની ઉત્પન્ન દાદા ભગવાન અસિમ જય જયકારોની પરાભક્તિ થઈ રહી છે અત્યારે હમ કાળા અગિયાર વાગ્યાથી માંડીને અત્યારે ચાલુ છે અને આપણે અગિયાર વાગે પાછું છેલ્લું ધમધમાવશે કવિરાજ પણ બધા હાથે થઈને તો એમાં અર્જુન વાચકે છે અર્જુન એટલે મુમુક્ષુ પુરુષ ભગવાન શાળા હતા તો પણ ભગવાન તરીકે લીધા શાળા હતા અને ભગવાન વાલથી બનેવી બનાવ્યા હતા કારણ કે કોઈ ઊંધો લઈ જાય આ લાકડે મકડું ના થઈ જાય તેને લખું જાય તો બહુ કળાવાળા હતા એટલે તો નટ ખટ કહેવાતા હતા તે દાદા ભગવાન આજે આપણને ખટ પટ કરીને આપણને ના હોય તો બે બે જગ્યા કવિરા પીવડાવી બે જગ્યા છે ખટ પટ હમ બેની અંદર એટલો સમાન છે બહુ સુંદર સમાન છે સાહેબ ખરું પરેશાન અર્જુન પૂછે છે એ રીતે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેદતા કોણ હમ ત્યાં તીવ્ર મુમુક્ષ કરે ને હમ તો જ કરે અને આપણા ત્યાં આપણે મહાત્માના પ્રશ્નો આવે જ આવે છે મેં સુનિતા કઈ કઈ પૂછતી અમે તો હિન્દીમાં પૂછના પડતા હોય અમારી ભાષા હિન્દી હે તો ક્યાં કરે લેક આપ ગુજરાતીમાં સમજાના હવે આવું કે છે એવી ગુજરાતીમાં સમજાના તો શ્રી ભગવાન વાંચે કે છે લો ભગવાન વાંચે કારણ કે આ ગીતા છપાઈ છે એટલે આવી રીતે જ હોય એ તો કારણ બાર જીવોને સમજાવવા માટે કે પંડિત પણ શું છે શું કહ્યું હા અને સાધુ પણ અર્જુન કઈ થી સાધુ થયો હે એના ખડ દાદા સાધુ હતા ખડ દાદા શું કેવાય એમના ભીષ્મ પિતામ ભાઈ વડ દાદા અને ખડ એટલે એમના ઉપરા વડદાદા વડદાદા એટલે ભીષ્મ પિતામીના ભાઈ મહે વેદ વ્યાસજી અને એમના થકી આ ઉચ્ચાર રહેલા કૃષ્ણ ભગવાનના વચનો અને એમનાથી ધારણ થયેલા રસિકભાઈ અને એનું જે તારણ નીકળ્યું હતું એ એમનાથી નીકળ્યું એટલા માટે આપણે આ વ્યાસપીઠ બહુ મુખ્ય ગણાય છે વ્યાસપીઠ અને વ્યાસપીઠ ઉપર વ્યાસ પીઠ પર બેસવાનો હક ધરાવતા હોય એવી એમના ગુણો હોય એ બેસે અને શુક્લાજી છે ને તે એની કથા બહુ સરસ રીતે સંભળાઈ શકે શુક્લાજી એટલે શું કે પોપટીયું નાકવાળા શું કહ્યું પોપટીયું નાકવાળા શુક્લાજી જેવું દાદા ભગવાન ઉચ્ચ હા કઈ કાંઈ શુક્લાજી સાહેબ હા રે વાહ તો એ પૂછે કહે છે વળી બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વમાં સમબુદ્ધિ ધારણ કરનારા વળી બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સ્વર્ગ સર્વમાં સમબુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ કરે છે આ તો અર્જુનને સમજાવે છે બધા ઘણા બધા હતા બધા જ અર્જુનને સમજાવે છે અને દાદા ભગવાને આપણને આપણી કળિયુગની ભાષામાં સતયુગી સમજણ આપી તે કવિરાજને કેવી આપી આ ચા શું કહ્યું શું બોલ્યા અમારી ચા પી લે એની ભક્તિ ઉત્પન્ન થશે માટે તું મારામાં જ મન ધારણ કર મારામાં જ બુદ્ધિ પરોવું પરો લખ્યું એ પછી તું મારામાં રહીશ એમાં સંશય નથી અને આજે આપણે આ સંશયથી ભરપૂર કેવળ સાઇસોય વાળો જ કાર શંકાઓ જ વારો કાર એમાં નિશંક બનાવ્યા આપણને નિશંક બનાયા અને નિશંક બનેલી વ્યક્તિ એક સમય માટે પણ એ સર્વસમય પ્રમાણે અને સર્વ સમય માટે એ નિશંક બની જાય છે કારણ કે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે મારી ભગવાનના વચનો પણ છે અને બધા મહાપુરુષોના વચનોમાં છે કે આ વ્યવહાર છે બધો કાર્યનો વ્યવહાર છે કાર્યનો કાર્યનો વ્યવહાર કયો તો કારણોમાંથી નીપજેલો કયો કારણ વગર કાર્ય નીપજે નહીં તો આજે નિપજી ગયેલું કાર્ય છે એના શરીરો છે બધા એ કાર્યોમાં કારણસંમિહિત હોય છે એટલા માટે કહ્યું કે એક સમય માટે થયો તે સર્વસમ માટે થઈ જશે થયો એટલે કે ભગવાનની બહુ મોટી ચર્ચા નીકળેલી માયુર ભગવાન વખતે કે અક્રિયાવાદ અને ક્રિયાવાદ વિશે અને એમાં આ બધા બીજા બધા હતા થયા હતા દર્શનો ઊભા થઈ ગયા હતા એમાં એ ચર્ચા ચાલતી હતી એટલે એમનું ટોરું જણાવતા હતા અને માહુર ભગવાન એક કહીને બોલાવતા નતા છતાં બધા જ આવું શુદ્ધ પ્રેમ સુધી લોહી ચુંબકત્વ વાળું સજીવન શરીર હોય ત્યાં આગળ ખેંચાયા વગર રહે નહીં કવિરાજ આ અમને સમજાણું છે આવું અમે જોવો કે એ સમય ગયેલા છે બરોબર બિલકુલ કે છે મને આત્મા સિવાય બીજી વાત હર બી ગમતી નથી કે મને વહેવાનું એ રંજન રંજનને આપ્યું કે સંભાળશે કે મારું કઈ ગયા બહુ છે એમનું એટલે મારામાં મન ધારણ કર શ્રીમદ્જીએ શું કહ્યું કે જે સત્પુરુષ અને એમના ચરણોમાં તન મન અને ધનથી સમર્પિત થાય છે શું કહ્યું તે દાદા કે છે એ વાત તો બિલકુલ સાચી પણ ક્રમ માર્ગની વાત છે જરૂર છે એમાં એમ જ હોવું ઘટે કારણ કે લક્ષ્મી પ્રત્યેની આપણી પ્રીતિ અને ચોંટ જે છે બધી એના કારણે તે વખત કહેવાયું છે ને આ કાળમાં ખાસ કરીને તે શ્રીમદજીએ મારી ભગવાન પછી આટલા વર્ષો પછી પહેલું જ આ વ્યવહારમાં હતા ને બોલ્યા વ્યવહારમાં હતાને બોલ્યા આખો આપણો માર્ગ છે સંયમ માર્ગ છે બધો પણ એ તો વ્યવહારથી સંજ્ઞા એના જ કે બીજા કોને કેશે દાદા કે છે એવું નથી કહ્યું આપણે તન ને મન આ બે રાખ્યું છે એટલે આપણી સમર્પણ તન ને મનની હતી શું કહ્યું અને મન કહ્યું એટલે બુદ્ધિ આવી જ ગઈ પછી શું કહ્યું હા આઈ જ ગઈ બુદ્ધિ બુદ્ધિ આવી ગઈ કેવી રીતે તો કે મન એકલું હોતું જ નથી મન પણ શંકરની જોડે પાર્વતી આપણે મુકાયા છે એવી રીતે હોય જાય ક્યાં કારણ કે મન અંદર અંદર ગૂંચાયા કરે નહીં તો એની જોડે કંઈક હોવું જોઈએ એટલે હર કર્યા વગર રહે નહીં એટલે હર થાય ઓપિનિયન અભિપ્રાય પહેલા પહેલું સ્પંદન એ એમની જોડે રહેલું છે એ સ્પંદન શબ્દનું છે કયું કયો શબ્દનું કરતૃત્વના શબ્દનું બોલ બોલનારો શબ્દ મોટા મોટા ઋષિઓ યોગીઓ તપસ્વીઓ જ્યારે બ્રહ્મની શોધમાં એના અનુભવ માટે હોય છે ત્યારે આ એમને જો પછી આ બોલવાનું કહે છે કે આ જીભ જ બહુ હેરાન કરે છે મૌનમાં જ પકડે છે બધા ખૂબ મૌન મારે છે અને પછી અંદર ઉતરે છે ઊંડાણમાં કે આપણે જોઈએ શરીરનું બધું આખું વિશ્લેષણ કરી નાખીએ એનાલિસિસ કરીને જોઈએ કે બ્રહ્મ શું છે આખર એવું ત્યાં છે પ્રણવ ઓમ એટલી બધી સૂક્ષ્મતા છે બહુ સૂક્ષ્મતા છે એમાં આ શબ્દમાં દાદા ભગવાને આપણને વાણી તે પ્રકાર કહ્યું એ તો આપણા સ્થુલ ભાગમાં વાણીને આપણે સમજી લઈએ કે વાણી તેવું નહીં આ બોલાય છે શબ્દ તેવું નહીં એ તો પૂતગલની અવસ્થા છે ગુણ છે વિભાવિત ગુણ છે પૂતગલ નામાં અવાજની શક્તિ નથી પણ પૂતગલ સક્રિયતા વારે છે એટલે એના પરમાણુ અવાજ અવાજ એટલે આદિનાથ ના વખતમાં યુગલિયા યુગમાં માણસો એમને પણ આ થતું હતું પણ તેમને બીજું કશું ન ભાષા નથી એક અક્ષરો જતા એક બેનાથી ચાલ્યું થોડું અખત સુધી ચાલ્યું સમજાયું ને અને છેલ્લે પછી ધિક્કાર મૂકાયો દીકરા તારી આ થાય છે બધું તને હેરાન કરે છે એટલે તું એવી રીતે રહેજે શાસ્ત્રમાં આવું લખાય બીજું શું કરે આવે બધું પણ આજે અક્રમ વિજ્ઞાને આ ભાષા આખી વિતરાગોની ખુલ્લી કરી છે અક્રમ વિજ્ઞાનમાં અને જે પાંચ વાક્યોમાં કેટલા સુંદર સાદા વાક્યો છે કહોજેશરીબેન કોને બોલ બોલવાનું કહે ને ગમેતી બેન કહે ના બનવાનું બંધ થઈ ગયું તમારું હર્ષિલા હર્ષિલા ના આપો કેટલા સાદા સિમ્પલ વાક્યો જાય ને તારે એને ખબર પડે કેશાનંદજી ઉચકવા ગયેલા આ શું છે તો દાદા ભગવાન પણ વચમાં અમે વહેણ નીકળ્યા જોયા છે એમાં એટલે કે દાદા ભગવાનના વહેણ તો આજનું પૂતગલ જોઈને કે આ શું માળ્યું છે તો બરાબર બંધ કરી દીશ કે આમ કહી દીધું નહીં જોયું આ બધું અને કહે છે જો એ અમારી વિતરાક પર આવશે ને તો એને ખબર નથી કે આ અમારી અંદર શું શક્તિઓ છે પરંતુ આ અત્યારે આપણે વાત ના કરાય કારણ કે આપણને સમજમાં બેસે નહીં આ વાત બાકી જ્ઞાની પુરુષનું એક પરમાણ જરા એ હોય ને બધું બધું કરી નાખે એલાસ કરી નાખી શકે છે એટલું બધું છે પણ એ વપરાશમાં નથી આવતું આ પ્રમાણે આખા બ્રહ્માંડની સ્થિતિ છે દેવ લોકોની પણ એમની સત્તાઓની સ્થિતિ આમ જ છે બધી સત્તાઓ છે પણ સત્તા વાપરમાં આવી શકે નહીં ત્યારે તો સત્તા કહેવાય છે સાહેબ આજના મનુષ્યો સત્તા વિશે જો આટલું સમજે ને તો જ્યાં જ્યાં વ્યવહારમાં એકબીજા જોડે મળીશું તો દરેક પોતાની સત્તાનો ઉપયોગ કર્યા વગર છે કવિરાજ થઈ જાય છે અને એમાં આજની જીભ ખાસ તો મોટા મોટી એટલે ઇન્દ્રિયો વસ કહ્યું ને એટલે શબ્દ નહીં એ વસ કરવાનું કહ્યું છે અને ઇન્દ્રિયોની વાત તો બહુ જુદી રહી ઇન્દ્રિયોની વાત કારણ કે દાદા કે છે અલ્યા તને જ્ઞાન મળે છે ત્યાં બીજે દળે તું તો જીતેન્દ્રિય જીન થઈ જવું છું જીન એટલે જ્ઞાની આજ સુધી એવો કોઈ જન્મ્યો નથી કે પાંચે ઇન્દ્રિયો હાથે બધી વસ્તુ ગઈ હોય હવે જીતેન્દ્રિય છે આપતો પુત્રો સાહેબ શું કરીએ આવે એક ઇન્દ્રિયમાં બહુ તાકાત તો ના જ કહેવાય ખુરશીલા બોલ નહીં આવે તું બોલ મહેરબાની કરીને આજે આવીશું તમે એ આંખો ચાલો એકે લે ચ આપણે શું લઈએ પેલું આપણે આંખો લઈએ ચાલો કવિરાજ આંખોની બારીઓ જ છે ને એ તો કેટલી સીધી સાદી બિચારી કેટલી સીધી સાદી એને પોચી વરુ સહેલું છે અભિમન્યુ ના કોઈ પ્રમાણમાં કહાન અને જીભ આ ત્રણ બહુ છે આમ તો બધી કહેવાય જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પરંતુ આ ત્રણ બહુ છે અને આપણે આ જીભને કહ્યું કે આ તો રેકોર્ડ વાગી રહી છે રેકોર્ડ વાગી તું પૂછું બની શકે નઈ ને રેકોર્ડ વાગે છે આપણને નહીં તો એ પોતે જ વાગતી હોય જોડે જોડે ભેગી કેવું આ થઈ જાય પડઘા પડે શું થાય બધું હા છે તું કે શું કરું છું આ કાન સાંભળી રહ્યા છે તું હું કામ સાંભળવા જઉં છું તે આમાં બેરી વચ્ચે કેટલો ગાળો હશે બી કઈરાજ બહુ લેરો છે નહીં કેટલામાંથી નીકળવાનું આખો આખો કાં સાંભળવાનું કે કોઈ એવું પૂદગલ ના હોય કે જે મને કાચો પાડી શકે સાંભરવામાં કારણ કે એ ગજબના પુરુષ હતા આ બધું જ ક્રમમાંથી નીકળીને આવ્યા તો આપણને આ બોધ આપ્યો પણ કે એ ફાઇલ છે છોડી દે તું સંભાળ નિકાલ કર તારે દિલમાં હોવું જોઈએ ભાવમાં બિલકુલ કે સંભાળ નિકાલ કરવો જ પતી ગયું બીજું કોશું રાખીશ આટલું રાખજે તું બાકી બને હું સંભાળી નહીશ છે પણ કે દાદા બોલીએ છે ખરા પણ થવું આકરો લાગે છે એવું પેલી હર્ષી લાગે છે પાછું હે શું એ કરો સંભાળ નિકાલમાં શું અઘરું છે કવિરાજ એટલે જીતેન્દ્રજી કહ્યા ખરા પરંતુ હવે જ તમે ખરા જીવવામાં તમારો જન્મ જ એવો થયો એટલે દાદા કેતા કે ભાઈ આ તારીખ નોંધી રાખજે તું અને તું હવે તારું નામ લખજે એટલે કે મહાત્મા નામ એમ તારે નહીં લખવાનું હું મહાત્મા મારું નામ એવું નહીં બોલવાનું તારે આ તો છાપેલું છે પ્રવણકર જે આ વાત તમને કહું આ ચંદય વ્યવહાર ચરણ વિધિની ત્યારે માજી ખેસિભાઈના માતાજી એમની વિનંતીથી થઈ અને ખેસિભાઈની ભાવના થઈ એ થયું અને આપણે આ ભાનુભાઈ બોલતો હતો વિધિ એ સમય તે વખતે હતી એટલે આખી સ્ક્રીપ થઈ ગઈ અને પેલી આમ આ સ્વરૂપે આવી ઓરિજિનલ અને એનું પ્રૂફ હતું વાંચવાનું હતું અને થઈ ગઈ એક બહાર નથી મૂકી અને તે જ વખત અમારે માળવા જેટીના કામભાઈ માળવાના જેઠીના કામે જવાનું થયું અને મહેન્દ્રભાઈ પાંખો વાળી પાછળ અને એમાં કવિરાજ જોડે હતા જો ખ્યાલ હોય તો તમને અને મને લાગે છે ગમે તે મને ખ્યાલ નથી પણ તમે તો હતા જ કવિરાજ હું અને દાદા ચાર જણા હતા તે કવિરાજ આગળ બેઠા દાદા ના મક પાછળ હતા આમ થયું એટલે પછી રસ્તામાં આવ્યું તો મહેન્દ્રભાઈ જરાક કહે છે ખટકયું છે જોઈ લઉં તો એવા એક્સપર્ટ ને જંગલમાં ગાડી બંધ પડી હોય ને તો પેલું વાયર કદાચ કોઈ ટુકડો ના મળ્યો હોય એને જોઈન કરવાનો તો પેલું દારી પેલી પાછળ દારી લઈ એનાથી કરીને ચાલું કરીશ મેં જોયું છે આવા છે મિકેનિક મોટર કોઈ ડિઝાઇન કરી શકે નહીં કારની ડિઝાઇન તો ના કરી શકે તે વખતે દાદા થ્રુઆઉટ આપણે દીકર્યા ત્યાં સુધી આ ચરણવિધિ હતી ને એમાં જ એમનો આખો ઉપયોગ હતો સતત અક્ષરે અક્ષરે શબ્દે શબ્દે દાદા કહે છે કહનો માત્ર બધું જ એ બધે બધું એ જોયાસ કરતા હતા ત્યાં પેલું વચમાં આપણું ગેસ સ્ટેશન આવ્યું ને તો દાદા પડી એમના ઉપયોગમાં ઉપયોગમાંથી નીકળેલી છે એક એક અક્ષર શબ્દ કાનો માત્ર એની મૂલ્ય સમજો એનું મૂલ્ય સમજો જે પ્રયોગ આપણા હાથમાં દાદા આપે છે એ પોતે સ્વયં વિતરાગ પ્રયોગી સ્વરૂપે વિતરાગ ઉપયોગ કરીને જુએ છે આ તો અમે બનેરું યોગ્ય મેં જોયું તારે ખ્યાલ આવ્યો અને પછી બહાર આવી પછી પછી બધાને ખુલ્લી મૂકી છપાઈને આવ્યું પહેલી એક હતી પહેલાં પહેલું એમને આપવામાં આવ્યું દાદાને એટલે જીતેન્દ્રિય જૈન થયા પછી જ ખરું જીવવાનું ચાલુ થાય છે અને એ ભાવે કેવું આપણા કારણ સર્જનના ભાગમાં કેવું એવું જીવવાનું ચાલુ થાય છે કે હવે ફરીથી વહેલામ વહેલી તકે માતાની કુખે જન્મું ના પડે શું કે છે વહેલામ વહેલી તકે તો દાદા હવે આ બહુમાં જવું છે મહાવીર ક્ષેત્ર જવું છે કરી આપો એ ભાવ થાય છે બધું કારણ કે ભાવનું તો કોઈ એનું મર્યાદા હોતી નથી સમજાયું હા બરોબર છે પરંતુ શાસ્ત્રનું પ્રમાણ અને છે જ વીર પ્રભુનો આ બધા વચનો છે કે હજુ આ કાળમાં વીર શાસન ચાલે છે માયુર ભગવાનનું શાસન છે ધર્મનું અનુશાસન છે આજે બધી રીતે જોઈએ તો આ સારા વિશ્વમાં કોઈને કોઈ પ્રકારે તો છે જ ધર્મનું અનુશાસન છે ખરું પરંતુ ધર્મને ધર્મના સ્વરૂપો નથી સમજાતા એટલે બધા મુજાયા છે દરેક પોત પોતાની માન્યતાથી ધર્મ તો બધા પારે છે પણ સમજાતા નથી એટલે આપણા જૈન દર્શનમાં પણ આ કયું છે બધા કે છે ઉત્કૃષ્ટ એક અવતારી થઈ શકે છે એવું તો પ્રમાણ છે ઉત્કૃષ્ટ કે ક્યારે પણ એ કયો કયો જીવ તો કે એ આસન ભવ્ય જીવ હોવો ઘટે શું કયું આસન ભવ્ય એટલે મુક્તિ પામી ગયેલો એવો આ કલયુગમાં પાંચમા આરામાં આજના દેહ સાથે શું મન આ બધું જ અને જૈન દર્શનોમાં અને શાસ્ત્રોમાં મન વચન ને કાયા ત્રણ જ છે અને વેદાંતના શાસ્ત્રોમાં અંતકરણનું આખું વિવરણ હોય છે અને ઉપનિષદમાં ખૂબ વિશેષતાએ કરીને વિવરણો બહુ એકબાર પડી ગયા છે અંતકરણમાં અને પશ્ચિમના દેશોમાં પણ વિચારકો જેને ફિલોસોફરો કહેવાય થિયોલિજિયન્સ કહેવાય એ બધા છે બધા તે એમને એ પણ આમાં ઉંદર ઉતર્યા છે બધા ઘણા ઉતર્યા છે પશ્ચિમમાં રોમમાં સોક્રેટીસ થયા છે બહુ સારું પણ આવું તો કેવું જીવ જીવાય કઈ કુધી પણ એ બોલતા જ રહ્યા ચોરે ચૌટે બધે જાણ બોલતા જ રહે સમજ્યું અને પછી આમ કરતા કરતા સત્તા ચલાવનારાઓ છે એની પાસે વાત પછી કારણ કે એ વાત પહોંચાડનારા હોય જ હંમેશા ના પહોંચાડનારા હોય પહોંચાડનારા હોય પહોંચાડનારા વિશેષ હોય આ કારમાં આપતો બધું એવું લાગે છે એટલે એમાં ઇન્ટરનેટ આ તો કરતા જરૂર નહીં પડે કશે જ એવું થાય શું બોલો છો સાહેબ ગમે તમે આવું થતું હશે કોઈ દળ ઇન્ટરનેટ તો કશી સ્પીડ નથી આ વાત છે એટલે મનથી મુક્તિ એને જ મુક્તિ કઈ શાસ્ત્રો છે કૃષ્ણ ભગવાન વાત એ જ છે પરંતુ આ પછી પરોક્ષ રીતે બધા માનવ સમાજને કામમાં લાગે એટલે આ ગીતા અદ્ભુત આ શરીર સાથેના સાથે સાથે આપણને આપણો આત્મા સ્વરૂપ છે આત્માનો બોધ મળ્યા કરે એ અંગે છે એટલે બધા એના અધ્યાયો બધામાં પૂતગલને અર્જુનભાઈ સાહેબને સમજાતું નહોતું એટલે પૂતગલની બધી સમસ્યાઓ મૂક્યા જ કરી એમને મૂક્યા કરી મૂક્યા કરી પણ અહીંયા આપણે મહાત્માઓ એવા થઈ ગયા છે ઠરીને ઠામ ખે આ પૂછવા જેવું શું એટલે હાથમાં આવી ગયું કહેવાય ને ચોક્કલી હશે સારી છે પૂછવા જેવું રહ્યા ને તો હાથમાં ને બધું હા એટલે દાદાએ કહ્યું કે આ ભૌમાં અમારા પાંચ વાક્યોનું આરાધન કરશે ને એને આ જ ભાવમાં એનો અજન્મજન્મ આખી સ્થિતિ કારણ દેહની સ્થિતિ એ સિદ્ધ થઈ જશે એને કારણ કે એને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ચાખી છે સિદ્ધિ સિદ્ધોનું સુખ શું છે તે અહીંયા એમની હાજરીમાં જે સિદ્ધનું સુખ ચાખીને બેઠા છે એમની હાજરીમાં તો જ એ બીજ પડે નહીં તો પડે નહીં જે કેવા જ્ઞાન સ્પર્શ થઈને આવેલા હોય તો જ નહીં તો પડે નહીં આ તો શાસ્ત્રોમાં પણ આજે દર્શનની વાત કરીએ ને એના નિશ્ચયના શાસ્ત્રો બધા ઘણા છે બધા ઘણા બંને પક્ષ છે વ્યવહાર નિશ્ચય દિગંબ પક્ષ નિશ્ચય કહેવાય છે શ્વેતાંતર પક્ષ વ્યવહાર કહેવાય છે અને સ્થાનકવાસી કહે છે અમે વચ્ચે નાખે છે નહીં નહીં અહીં ના પણ વચ્ચે ના એટલે આ રાખવું પડે હવે એ વસ્તુ હતી જુદી ભગવાનના વખતમાં એ વાતાવરણ આ તે આ વખતે કે છે આ ફ્લૂ થયો છે એટલે બધા મોડે રાખીને ફરજો બધા કે છે સ્વાઈન ફ્લૂ આજે એ સૂક્ષ્મજીવો પણ કેવા થઈ ગયા છે માણસના કર્મોના પ્રમાણે હિસાબે જોવા જેવા અને આપણે જોઈએ છીએ કે બધી જ હિંસક વૃત્તિઓ જ કામ કર્યા કરે બધે જ હિંસક વૃત્તિઓ બધી વલણ એવા હોય બધા આપણે જોઈએ છીએ આજે ગમે તેઓ પ્યોર વેજીટેરિયન હોય શાકાહારી હોય તો પણ અંદરના શરીરને શું કરી રહી શકાય મારા આ જોઈએ છીએ એટલે કહ્યું આ પાંચ વાગ્યનું અમારું આરાધન કરશે એ જીતેન્દ્રજીને થઈ અજન્મ જન્મ એ પ્રાપ્ત થયેલો જન્મ શુદ્ધાત્માનો અને શરીર મુક્ત મુક્તિ મુક્ત પામેલું શરીર મુક્તિ પામેલું છે આ શરીરે મુક્તિ મુક્ત કરાવે છે આપણને તો કે હવે તું આવે રીતે રહેજે પણ રીત બતાવી દઉં છું પાંચ વાક્યોથી શરીર છે જોડે જોડે પાણી છે જોડે જોડે દૂધની જોડે પરંતુ પાણી પાણી છે તું તું છું કે છે સમજાયું ને પણ આજે આપણે આ શરીર છે આજના વખતનું એને પાણી છે એવું તો કહી શકાય એવું છે નહીં આપણાથી મુશ્કેલી છે બહુ મુશ્કેલી છે એનું તેલ નીકળી શું કહીએ એટલે કહ્યું કે હવે તું આ બી તારે દિવસે જીતે થઈ જાઉં છું પહેલું તો બીજ પડે છે તારે ફૂટી નીકળે છે પ્રજ્ઞા સ્વરૂપે એટલે કે આત્માની મૂળ શક્તિ ખુલ્લી થાય છે કઈ જોવા જાણવાની કલ્પશક્તિ અને કલ્પશક્તિ ખુલ્લી થાય છે એનું એક જ ફંક્શન છે કે તને આ ડિસ્ચાર્જ થતા વિકલ્પો શરીરમાં કેવું આ ઓગડતું ખાલી થતું ડિસ્ચાર્જ બધા ખાલી થાય છે ઓગળતા શરીરોમાં હવે તારે તારો બધો દરિયો મન વચન કાયામાં છે ને બધો એવું ઉલેચી જાય જોજે એટલે તારે અહીંયા બેઠા બેઠા મહાવી ક્ષેત્રનું સુખ તું લઈ શકીશ લઈ શકીશ પાંચ આજ્ઞામાં એટલું બળ છે પણ દાદા કે છે આ બધાને એટલી ઉતાવળ ના પણ હોય એટલે એક ભાવ નહીં તો બે તો બહુ ખરાબ બીજ થવો જ જોઈએ નહીં તો બહુ ત્રણ ભાવ થાય કે છે અને શ્રીમદ્જી કહે છે કે પેલું રસિકભાઈ છે ને એનું જે દર્શન થાય છે તે ગમે તેવી પરિસ્થિતિ છે તે એમ કરીને બહુ અદભુત છે અદભુત છે હમ એટલે ક્રમ માર્ગ તો બરોબર પણ ક્રમ માર્ગ સરખી રીતે એક પૂદગલથી આવે ત્યારે જ એ કામ કરે છે એટલે શ્રીમદજી આટલા એ થયા પણ કહે છે દાદા પછી શ્રીમદના એને બધે એને એ નામ પર ઘણું બધું થશે એને એવો યશ છે એક જાતનો યશ છે આત્મા માટે જીવ્યા ને આખું વેપાર ધંધો બધું થયું પણ આત્મા માટે જીવ્યા અને કેટલો ચોખ્ખો વેપાર પેલો આરાબ આયેલો એને થયું અને કહ્યું અરે અરે આમાં તો બહુ નુકસાન જશે અરે ત્યાં એગ્રીમેન્ટ કરી દીધું બોલાય નહીં નીચેનાને મોકલે લો અને પછી ચાલ આપણે લઈ જઈ સાહેબ પાસે લઈને આવ્યો સાહેબ ઓહો સાહેબ આ તો આપણે આ થયો આટલો મોટો સોદો થયો પરંતુ અમે તો બહુ નુકસાન થશે હું એમ કે તરત જ એમને કાગળ લીધો લઈને ફાડી નાખ્યો ફાડી નાખ્યો તરત આ કોણ કરે આજે આજે તો લખું દાદા કે લખેલું ફરી જાય તો પછી શું કરવાનું શ્રીમદ દૂધ પીવે છે લોહી નહી અને આજનો લક્ષ્મીનો વ્યવહાર જોઈએ આપડે બધે જ્યાં જુઓ તો કોઈ પણ જગા એ જુઓ તમે અને અમે તો કવિરાજ સાંભળ્યું જોકે અમારા ધંધામાં બહુ લેવાનું હતું કનુબહેન પછી છેલ્લે છેલ્લે તેવું થયું કારણ કે ભીડ નહીં ભરાવાની દાદાએ કહ્યું પોતાએ પણ અમારી કંપનીને અમારા કાંતિભાઈ આપ્યા વે બધાને આ રીતે રાખ્યા એમને પણ અમારા મોટી બહેનના બધા લગ્નો થયા બધા તો હાજર બધા રહ્યા આજે બધા લગભગ બે બહેનોના ત્રણેય બહેનોના લગ્નમાં અને અમારા ત્રણ ભાઈઓના લગ્નમાં પછીના કની બહેને ભાગ આવ્યું બધું સમજાયું એટલે દાદા ભગવાન એ અંદરથી કેવા હશે અઠાવન ની સાલ પહેલાં કદાચ અમે અજ્ઞાની હતા અને કલાકમાં થઈ ગયું કેટલા લોકોએ બધા સાક્ષરોએ વિચારકોએ બધા એમને પ્રશ્ન કર્યા શું છે કેવું છે બસ આજ એટલે બટ નેચરલમાં તો એમને કેટલું કહી દીધું બટ નેચરલ હ અને આગળ ઈટ લગાડે તો આપણને સમજણ પડે ને કારણ કે પૂતગલને પૂતગલની ભાષા ના સમજાય આપણને કે ઇટ ઇઝ બટ નેચરલ એટલે આપણે શુદ્ધાત્મા તો રિઅલ સેલ્ફ છે જ આપણું નિશ્ચય સ્વરૂપ પણ શરીર શું છે તો કે ઇટ સેલ્ફ એટલે કંઈ સેલ્ફ તો કહેવું જ પડશે ને એને પણ વ્યવહારથી કહ્યું પણ ઇટ સેલ્ફ આજે બધા આ બધા વિચારકો આવી રીતે કે બધા ઇટ સેલ્ફ ગુજરાત ઇંગ્લિશમાં કહેવું તો શું કરે ઇંગ્લિશમાં કહેવું રિલેટિવ સેલ્ફ કહેતો આજે સમજાયું છે છતાં પણ આ વાત નહીં કરે છે આજે એટલે આ તો બહુ બધું બહુ છે સુરજભાઈ શું કરીએ છેડો આવ્યો નથી પણ આપણે છેડો લાવી દઈએ આપણે જલ્દી કરીએ એટલે મહાત્માઓને બહુ લાંબો કહેવાની જરૂર નથી બીજે દિવસે જીતેન્દ્રજી થયા પછી તે દિવસથી પાંચ આજ્ઞા સમજાવવામાં આવે છે અને પહેલે દિવસે જે સમજાવવામાં આવે છે કે આ બીજ સાબુત થઈ જાય અને એનું વરખું એની હેલ્થથી એ સરખી રીતે ફૂટી નીકળે તો એ ફૂટી નીકળવામાં બહુ બહુ મોટો પ્રકાર છે એ દાદાનો એક શબ્દો શબ્દ જે એ રીતે થઈ જાય અને ઘણી વખત એ વખત આપણે ખબર નથી કે દાદા શું કહે છે એની વાત થાય પણ એ વાત જુદી હતી એમનો બહુ જુદી હતી રસીકભાઈ ખરું કે નહીં આપણે ચંદ્રકાંતભાઈ બહુ સારો ગજબના અને પાવરફુલ હતા અમારા નટુકા ક જેવા એટલે એમને બેન સારો મેર પડતો હતો તે પછી બીજા જ પદમાં આવીએ છીએ વિતરાગતાના બીજ પડી જાય છે વિતરાગ સ્વભાવના જીતેન્દ્રજીને થાય છે બીજ પડે નહીં જીતેન્દ્ર જાય નહીં જીતેન્દ્ર એટલે મન જીતા જીતેન્દ્રજીને કહેવાય એ શાસ્ત્રો નું પ્રમાણ છે મન જીતા કેવી રીતે તો કે મન ત્યાં તું નહીં તું એનો જાણનારો એટલે મન જ્ઞાય થયું એટલે દાદા શાસ્ત્રની ભાષામાં કેવું પડે છે જ્ઞાય શબ્દ ટેકનિકલ છે પણ સમજાવી શકાય એવો છે અને ઇંગ્લિશમાં કહીએ આપણે કે નોએબલ એવું કહેવાય કે નહીં સાહેબ નોએબલ ને નોએબલ એ નોવર કહેવાય આમાં શું કરો સાહેબ કરો સાચું ભાષા બઉ હમે છે હરીશ તો બોલતા કેમ નથી બોલવા રાખને ભાઈ જોડે હરીશ ને આપો બોલવાનું બોલવાનું આપો નોલ કોણ નો કોણ નો કરે એને વિચાર વાળા તો સમજી શકે નહીં સમજ આ તો બધા ઇંગ્લિશ બધા બેઠા છે ને થોડા આગળ અમેરિકા વાળા એટલે પછી આપણે આ મન વચન કાય સ્વરૂપી આપણો પોતાનો કમાણી કરેલો માલ લઈને આવ્યા છીએ એ માલ અને એનાથી જે કંઈ બને મનમાં વિચાર આવે બુદ્ધિ ચાલે બધું ચાલે અહંકાર એનું કોમ કરશે અને શરીરમાં ભરાઈ પડેલું આપણાથી જ આપણે ભરાઈ પડેલા એવું આપણું ચિત્ત શરીરનું ચિત્ત જેને શુભાશુભ સ્વરૂપ કે છે આમ તો અશુદ્ધ જ કેવાય અશુદ્ધ ના બે પ્રકાર શુભ ને અશુભ તે ખુલ્લું પડી ગયું બેવ રીતે તો હવે તમે આ તમે આ દ્રષ્ટિથી જીવી જજો એટલે શુદ્ધાત્મા એમ કહ્યું નઈ કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જીવી જજો કવિરાજ પણ કહ્યું કે આજ્ઞા આપીએ છીએ સમજાવવું પડે છે પણ એ તને હમજ પડી ગઈ ને આજે તો કે હા પડી ગઈ હા હા હવે હા ખોખું જુદું શું કહ્યું તું બોલો ભાષામાં ખોખું મૈલુ આબુ રોડવારું બોલો સાહેબ મજા આવશે ધંધો કરતા એક એવો નિયમ હતો કે ચોમાસાના ચાર મહિનામાં એ વખતે કન્સ્ટ્રકશન નત્રા કાઢીએ ધંધામાં પોતાના જેટલું પ્રોફિટ હોય ને પૈસા એમાં ખર્ચી નાખે સાતસો દિવસ આવી ગયું પાછું જે બસ કેવી હતી બ્રાન્ડ ન્યુ ટુ બાય ટુ ઉકે કે આપણે સામાન્ય લોકો જેમ તિથિ ને વાર્ષિક ઉત્સવ વખતે ધર્મશાળામાં ભીડ હોય એટલે ભગવાનને ફુરસદ ન હોય આ ટાઈમમાં આપણા એકલા જો રાતે પહોંચ્યા હતા કવિરાજ છે મંદિર દર્શન થયું એમને અંબા માતા મોટા અંબાજીનું બધે બધું બને પછી રાતે રોકાઈ અને હવા અહીંયા આબુ રોડો આવ્યા તે પછી કે છે હવે આ તો હવા નાસ્તો તો જોઈએ દાદા ને ચોતરો બેઠા ત્યારે હા તો જરા વિસ્તારથી કહી દેવું હવે હા નટુકાને મારા ઉપર એટલો પ્રેમ હતો કે એને એને બી સવારના પાંચ વાગ્યામાં ગમે એ એ ખૂણામાં સૂતો ને કાનમાં ઉઠ ચા તૈયાર છે એ રાત્રે છે ને અગિયાર વાગે લારીવાળાને ગમે પકડી આવે એ કે તું નહીં ઊઠ તો હું ચા બનાવી લઈશ બે કપ ચા બનાવે એક મને પીરો આવે કે બ્રશ પછી કરજે પણ પેલી ચા પીરો અને ગુડ ટી કહેવાય કે બેડ ટી વાય કહેવાય ખબર નથી મને પછી એક જગ્યાએ બસ ખોટકાઈ ગઈ એટલે દાદા તો જેમ હમણાં કહ્યું ને ઉપયોગ જરાય એ બસ જવા નથી બાકી બધા પેસેન્જરને એમ થાય કે બસનું શું થાય શું થાય છે ત્યાં જ બધા નજર ને નટુકા કાંઈક ભરવાડને બોલ્યા એવા હાલ ભગવાનના દર્શન કરાવું હવે પછી પાછા એ લાગી ગયા કામે પછી દાદાએ તો આમ રમીને ત્રણ ચાર મિનિટ નાટો કાકની ટેવ એવી હતી કે એક શબ્દ દાદા બોલી જવા ન દઈએ એ ચાલીસ દિવસની જાત્રાનું એણે વર્ણન કર્યું છે અફલાતુન અમારી કલ્પનામાં નથી આવતું કે અમે અત્યારે એની છે ને આખા દિવસમાં એને કરી શકીએ ફક્ત સોએક પાનાની થશે પણ એ જેવી છે બાર વધારે થાય વધારે બહુ બુક પાળવા જેવી છે આખી જાત્રાની બુક અને પછી એક ભરવાડની સાથે વાત કરી તો પછી પછી દાદા આમ આમ જરા ગયું પછી સમજી ગયો ને એટલે નટું કાગ રહી ગયું સારું સારું મારું સાંભળવાનું તો લખે હોવે બરાબર સમજી ગયો દાદા નટું કાગું ચૂકી ગયું હું આ લખવાનું પછી હું સમજી ગયો તો ખૂબ ભરવાડ કે છે હું જુદું અને અંગર જુદું ભૂલી જઈશ ના પછી પાછું પૂછ્યું કે નટું કયું ટેસ્ટ કર્યું કે ભૂલી જઈશ તો કે મારું ત્યાં લગન ના ભૂલું કે હવે આપણે આપણે લખેડું ભૂલી જઈએ છીએ ફોટોગ્રાફ ભૂલી જઈએ છીએ હવે નથી સમર્પણ વિધિ કરી નથી અસીમ નથી સર્વસ્વ મારું બોલાવ્યું ને એ ચાર પાંચ મિનિટમાં શું સમજાવી દીધું આને દાદા ભગવાનનો અતિશય કહેવાય બસ બસ બસ ખરેખર ખરેખર બસ સમજાયું છે કારણ કે અંગૂઠા છાપ માણસને આવું સમજાવી દઉં એટલે કાંઈ સામાન્ય વાત છે બીજી એક વાત છે નટુકાનો ખેડૂત હતો ને એ લો હતો ત્યાં સાવલી ખેતર પર લઈ ગયેલા એને અને પછી એને કીધું હવે તને ઝાડફણમાં બધે હું દેખાઈશ કે મારે બોલવાનું શું દાદા કહે તારે ખૂંટી ખૂંટી બોલા કરવાનું દાદા ભગવાન એ કેને જેવો શબ્દ યાદ રહે ખૂટી ખૂટું બૈલા કરીશ ને એ બધું દેખાશે ને ખરેખર જયારે પાક થયો ને તો કે એક એક ઢુંડે મને દાદા દેખાય એટલે એને પછી ગજબ એ હું અભણ માણસ એ કે મને પછી નટુકાકરે પૂછ્યું કે મને પઝલ થાય છે કે અંદર કે બધે દાદા દેખાય છે કાપું કેમ અને કાપું કેમ આ ડુંડા બધે એક એક ઢુંડામાં દાદા દેખાય છે અત્યારે આપણને જીવિતમાં નથી દેખાતા પણ એમને ડુંડામાં દેખાણા એટલે આશ્ચર્યની વાત છે પછી દાદાએ કીધું એવું હોય ને ત્યારે તારે પાક લણવાનો ને ત્યારે કહેવાનું કે એ ભગવાન તમે બાજુમાં બેસો મારે મારો કામ કરવાનું છે પાક લણવાનો છે મારે આ પ્રમાણે ભગવાનને બાજુમાં વિસારવાના છે એટલે આપણે પણ જ્યારે પછી દાદા એને ઉપદેશો માર્મિક કે આપણે પણ જ્યારે કોઈને સમજાવવાનું હોય ને તો કે ભગવાન બાજુમાં બેસો મારે પેકિંગને ચૂક મારવાની છે એટલે ઉપયોગ ગોઠવવો પડે આપણે ઉપયોગ ગોઠવવો પડે વ્યવહાર છે ને બધો એટલે દાદા કે છે હવે તને આપી દઉં તું જીતેન્દ્રિય થ એટલે બધું સમજાવે જ કેવી રીતે કે મનથી છૂટ્યો છું આવે મનથી છૂટ્યો પાંચે ઇન્દ્રિયોથી છૂટી જાય એટલે જીતેન્દ્રજીને કહ્યું અને એટલા માટે હવે તું તારી કમાણીવાળો બધો માલસામાન ભેગો કર્યો છે તે એ ખાલી થઈ જાય એના માટે આ રીતે જીવી જજે તું આવી રીતે એટલે હવે તારે પાછું આજથી જ તારું ચાલુ થઈ ગયું આ જીતેન્દ્રજી પણ પ્રાપ્ત થયું એટલે તારો ભરેલો માલ બધો જેને મોહ કહેવાય છે શરીર અને શરીરથી મોહ ભરી લેલા તે બધો એ શરીર મોહનીય સ્વરૂપે આખું ખાલી થશે તારું આ પાંચ રીતે તું જીવીશ મોહનીય સ્વરૂપે ચારિત્ર મોહની કહ્યું ભગવાનની ભાષામાં માહિર ભગવાનની ભાષાનું ચારિત્ર એ ભાષાનું ચારિત્ર મો તે આજે આજે આપણે આપણે એમાં જ આપી દીધું પછી સમજાયું એ તો ટેકનિકલ શબ્દો શરૂમાં સમજાવતા હતા પછી તો તો બધા નહોતા એટલે ક્ષીણ મોહ જીન થતો જતો જઈશ તું કે છે ખીણ મોહ એટલે તારું ચારિત્ર મો એને ભરી લ્યો છું તે મો ચારિત્ર રાખું ખાલી થતું જતું જશે અને એ મોરું ફિક્કું પડતું પડતું એનું એનું કામ કર્યા કરશે પણ તો પાંચ આજ્ઞા પ્રમાણ રહે છે કે તારે હવે ફાઇલ છે અને તું છું અને તારે બીજું કશું કરવાનું નથી આ ફાઇલનો સંભાવ નિકાલ જ કરવો છે બીજું કાંઈ નથી મારે એટલે તારે કશું થવાનું નથી તને એવું લાગે કે આ દેહ છૂટી જશે એવું લાગે એવી પરિસ્થિતિ આવશે તને છતાં પણ સંભાવ નિકાલ જ કરવો છે એવું બોલ તારે અને હકીકત એવું આવી શકે છે હકીકત દાદા ભગવાને કહ્યું અમને કોઈ આહાત કાપે તે જરાક કરવાપળાની બંધાઈ ગયેલા એ કમાણી અત્યારે આવી છે એટલે એને સંગીત ચેતના કહી શું કહ્યું અને એ કર્મ ફર ચેતના સ્વરૂપે છે કર્મ ફળ ચેતના સ્વરૂપે છે શું અને કર્મ ફર બે રીતે કામ કાપવાનું જ છે દરેક થતું જશે પણ ફાઇલો જેમ તારું ક્ષીણ મોજી સ્વાદ આવ્યા કરશે એકદમ તો ક્યાંથી આવે એકદમ તો આવે ક્યાંથી એટલે તું આ વ્યવહાર દ્રષ્ટિથી કનુભાઈ આઇસ્ક્રીમની કોઠીનું હેન્ડલ લાવે છે કે જેથી એમને ચો જામી ગયેલું આઈસ્ક્રીમ ખાવાનો મળે નહીં તો પછી શું મળે પછી એવું હલાયા કરતું તારે હલાયા કર પછી બહુ ઘટન થઈ જાય ને તો પહેલાં હોશિયાર હતા બધા છોકરાઓને અલાવલાવ કરવાનું કે પછી જ્યાં કડક થાય ને અલાયલાય ઓખું કરાય એ મોટા બધા આવું કરે નાના જોડે એટલે લગ્નમાં પણ અમારા રસિકભાઈ કે છે પાપડ છે ને અમારા પાપડના લોટ ને પાપડ બધા ઘરે જ બનાવવાના હોય એટલે પાપડ તૈયાર કરી અમને પેલા આપણો ઓટલો હોય ને બધું પથ્થરનું હોય છે તે એમ પણ મુકાય અને કેટલા કિલોનો ગણ બે ત્રણ કિલોનો હશે એક બે કિલોનો જોરથી બરાબર ના છોકરો અને પેલો આમાં સમજાયું એટલે ખીણ મોહજીન પથ છે તે છેલ્લું પદ કયું કયા પદ છે અને જેટલું જામ્યું બુજ્યું એવું જ ને સાહેબ બુજ્યું એટલે ઓલવાઈ ના ગયું પ્રકાશ તે પ્રકાશ ખીલ્યો અસદ શબ્દો શાસ્ત્રો ના ટેકનિકલ શબ્દો બધા હોય છે આપણે દ્વેષથી મુક્ત થયા પરંતુ આ માલ ભરી લાયા છીએ એટલે પણ હજુ મને આમ થાય છે નાના માટે આવું થાય છે ને એવું થાય છે હવે એ દ્વેષ નથી હોતો ખરી રીતે દ્વેષથી મુક્ત થયા છીએ પણ આજે દેશ ક્યારે કહેવાય કે આપણે ગમતા માટે રાગ કરીએ શું અને ના ગમતાને ખસેડીએ તો કે છે હવે તું ના ગમતાને ખસેડીશ નહીં ને ગમતા પર આગે ના કરીશ પણ એવું બોલે તો બહુ આખરું થઈ પડે પાછું આ તો કરવું આખરું થઈ પડે અરે આ સાહેબ કેમનું જીવવું અને તો આયાત કર શરીરમાં કરવું શું આવે કરવું શું આ વાત એટલે આ ત્રણ પદ છે વિતદ્વેષ અને વિતરાગતા થવાના જીત મોહ એટલે આપણો ચારિત્રમાં મન ને વાણી કાયામાં વણી ગયેલો મોહ એને જીતતા જઈએ આપણે કેવી રીતે જીતીએ કે એને આપણે જીતવા ના દઈએ શું કહ્યું હા એવી રીતે જ રહેવું પડશે અને શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર કેમ બનશે આ બે બાજુના ખોર ખેંચમ ખેંચી કરશે કરશો શું આપણે હા સમજુ ત્યારે મને જીતવા જતા હતા પણ આવા જીતવા દેતા નથી મને એટલે દયા થઈ ગયા લાગે છે આ તો શું એટલે એને ખુશ થઈ જાય તો ત્યારે આપણને અંદરથી એ જેટલું ક્ષીણ થયો આપણો ચારિત્ર મોહનીય એટલું આપણી અંદર આપણને પોતાને નો ઓબસ્ટ્રકશન સર્ટિફિકેટ મળ્યું શું કહ્યું નો ઓબસ્ટ્રક્શન સર્ટિફિકેટ જે દાદાએ કહે છે અમને સદાય અમારે આગળ હાજર જ હોય કારણ કે અમે સહજ પુરુષ અમને કોઈ બધું બધું બધી બાજુ લીલા વાવટાવ હોય પણ એક જ વખત કહે દાદા આમ તો કે હા શું છે ભાઈ હા એક બીજી વખત ત્રીજી વખત ના કરે ચાલો એમને મોટો એક્સિડન્ટ થયો ત્યારે પણ આ જ વાત હતી ગંગા પૂજન હતું કેટલું મોટું અને એમને બહુ આગળથી આઈશું એટલું બોલી ગયા હશે પણ કે દાદા કહ્યું હતું ના જોયું અને સમાયે આ બધું જોવા તો કેવું છે આ બધું એટલે કવિરાજ આપ ઘણી વખત કહો છો ને કે આપણે કર્મ સંન્યાસ તો નહીં પણ નિષ્કામ કર્મ એ તમે વર્ણવ્યું છે તમે ઘણી વખતે નિષ્કામ કર્મ આપણે નિષ્કામ કર્મ આવે હોય નહીં આપણે કર્મ જે નિકાલમાં જ પડ્યા છીએ પરંતુ શાસ્ત્રનો એ શબ્દ બરાબર છે આજે વ્યવહારમાં બહુ કામનો છે તો બહુ બધાને અને વાંચના અને કામના વગર કશું કોઈ હોય જ કેવી રીતે કશું કર્મ એટલે શરીરથી થાય છે તે પણ એમાં એટલે આજે કેટલા કેટલા પ્રકારે બધું વર્ણન કરે છે બધા લોકો સમજાવ્યું અને કોઈને થતું નથી પાછું જે લખનાર છે એને ના થાય કોઈને ના થાય એટલે કહ્યું પણ છે પરંતુ હોય એમાં પણ પોઝિટિવ રહેવું તે રીતે તમારા બહુ મુખ્ય આયા આ એક એક પદ લઈને સમજાવે છે ને કવિરાજ અને પછી પદ ચાલે છે એ પણ હું મેં ગઈકાલે જ વાત કરી પુષ્પાબેન સમજાવતા સુરજભાઈ એમને લેજો ઉત્તમભાઈ ના નથી પાડવાના જોજો જોઈએ પણ તમારે ભૂખ લાગી હોય ત્યારે શું કરો રસોઈ બનાવ પણ આપણા પ્રોજેક્ટમાં લેજો તમારે અમદાવાદ જવું પડે અને પેલો મધુર કા હોલ કે અગર તો અમને ઘેર જાઓ પણ હોલમાં હોય તો બધા હોય ને તો બહુ સારું પડે એ જ્યારે હોલમાં હોય થાય જામે વાતાવરણ બધું આપણે એકલા ભક્તિ કરીએ ને બધા આમાં કરીએ અમે જે વાતાવરણ જમે અદભુત છે અમે છે તો અત્યારે ઓરાણ તમે જોશો બધો બહુ અદ્ભુત છે અત્યારે સમજાયું એટલે તમે ખ્યાલમાં રાખજો આવેથી અમેરિકાજીને પાછા આવો એટલે તમે મંજૂર છે હં બિલકુલ કબુલ છે મહેન્દ્રભાઈ પાસે કબૂલ છે સુનિલ આ તો એક જ આવ્યું છે તો આ તો અધ્યાય બહુ મોટો છે સાહેબ પછી આને આગળ લઈશું જરાક એટલે આજે કે તું મારામાં જ મન ધારણ કર મારામાં બુદ્ધિ પરોવ તો પછી તું મારામાં જ રહીશ પણ દાદા આટલું વિસ્તારથી ના કહ્યું તો બેસી જ તને હમ જ પડે એવું બોલ્યા નથી પાછા હા ચાલ આવી જા ચર્ચ બોલ આ બોલાવે છે એટલું બોલ કેસ તું હવે અંદર હું બધું ચલાવતા આખું બધું લઈ લે છે ના બધું કેવું અને એના માટે તો કેટલા બધા શાસ્ત્રો રચે છે આટલા માટે નામ નામની માયા મન વાણીને કાયા ભાવ કર્મ દ્રવ કમ દો એક શબ્દ પર શાસ્ત્રો રચાય એક એક શબ્દ પર નામ ઉપર કેટલું બધું અને નામની માયા પછી જોડેલી એટલે આપણને આજે એવી રીતે વિગત કહ્યું હોત તો આવી બધાનો આ કરુણા કરુણાના અવતાર અમીર સાહેબ એવું કહ્યું કરુણાસાગર તો આપણે બહુ બધા કહ્યું છે પણ આ અવતાર કહેવાશે અને અવતારી પુરુષ કહેવાય અવતારી પુરુષ અને એટલા માટે કવિરાજે કહ્યું ને અતિશય યુક્ત હોય પણ અતિશય શબ્દ સામાન્યપણે તીર્થંકરોમાં વપરાય છે કારણ કે જે છેલ્લું પૂતગલ હોય ચરમદેવનું ને સર્વોત્કૃષ્ટ પૂતગલ હોય તેના માટે જ હોય છે આ અતિશય શબ્દ અને માનવ દેહ આ ભારતમાં જન્મેલો અને જ્ઞાન ચક્ષુ પામેલો જ્ઞાન દીક્ષા પામેલો વિતરાગ જ્ઞાન દીક્ષા પામેલો એનું દેહ શરૂઆત થતાં થતાં એ આટલું ઉત્કૃષ્ટપણું થઈ શકે છે ઉત્કૃષ્ટપણ થઈ શકે છે ખ્યાલ આવ્યો ને હવે પ્રકૃતિ છે પૂદગલ આવતો મોહની ભરીને છે એટલે મોહની કઈ પ્રકારની છે તો રહેવાનું જ છે પણ એ પ્રમાણે ઉત્કૃષ્ટતામાં ચાલ્યો જાય છે એ ચોક્કસ છે ઉત્કૃષ્ટતામાં એટલે પછી તો તમારે આગળ છે થોડું પછી લઈશું આપણે હે ધનંજય જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર અભ્યાસ રોગ એટલે કે હવે આ પાંચ આજ્ઞામાં ખાસ કરીને બે દ્રષ્ટિ એને અભ્યાસપૂર્ણ રીતે આપણામાં એ અધ્યાસી થઈ જાય શું કહ્યું અધ્યાસી એટલે અધિયાસી એટલે કે કૂદગલ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારથી જ રહવું અને હું શુદ્ધાત્મા છું નિશ્ચય દ્રષ્ટિ નિશ્ચય સમજ રહું ત્યારે અધ્યાસી પણ હું જેટલું થયું હોય અભ્યાસ પણ એટલે પ્રેક્ટિસ પાડવાનું કે પ્રેક્ટિસ કરો બે દ્રષ્ટિની ખૂબ દાડામાં તમે આટલું તો કરી જ નાખજો વ્યવહાર દ્રષ્ટિથી છું નિશ્ચય છું પાંચ દસ બે ત્રણ સંધ્યાઓ થાય તો પંદર પંદર વખત આટલું કરી નાખજો કે છે ત્રણ સંધ્યાઓ હોય છે ને કઈ રહ્યા છે સંધ્યાઓ અને પાંચ નમાઝ હોય છે જે બધા પડનારા ઔરંગાબાદમાં લેતા આપણને પેલો તે આટલું ખરો કે છે અને બહાર બીજે બધે તો એકદમ ના થાય તમારાથી પણ જુઓ એટલે મેં કહ્યું મગનભાઈ સાહેબ આવ્યા છે કે એ કેલિફોર્નિયામાં ગયા હતા દાદા તે વખતે અમેરિકા હતા ત્યારે ત્યાં સાન ફ્રાન્સિસ્કોમાં પેલા મોટા મોટા ઝાડ હોય છે ને ત્યાં આગળ તે પછી દાદા એ જોડે હતા મગનભાઈ આ શું છે તો કે દાદા આ ઝાડ છે આ ટાઈપ પણ શું લાગે છે શું છે તમને શું લાગે છે આ મોટા ઝાડ છે આટલા મોટા બબે હજાર બે હજાર ત્રણ હજાર વર્ષ જૂના અને દોઢસો ફૂટ નો એટલે હા પણ તમને કહીએ છીએ શું જુઓ છો તમે તો તમે ઝાડ શકો છો પણ હવે શું જોશો ભોગવટો જોજો શું કહ્યું આ એ ઝાડ છે ભોગવટો જોજો એટલે આપડો કરતા ભાવ તો ચારિત્ર મોહની ભાવ છે નિકાચિતતા એટલે ચીકણાશ્વા વારો ભાગ આપણો આ દુકાનનો માલ થોડો ચીકણાશ વાળો મારી દુકાન હારી ચાલે સારું કે છે હશે એટલે હજુ આપણને મન થાય કે દુકાન ચાલે સારું કે છે દુકાન ચલાવશે નહીં ચાલે જે શબ્દ છે એમ રાખીશ તું તો તને આખું જગત આફરી શબ્દ નહી પ્રમાણ શબ્દ છે અનુભવ શબ્દ તો ઘણો મોટો છે એની પાસે એટલી બધી વિશાળતા છે બહુ અને આપણે દરેક અનુભવ તો થાય જ છે દરેક થાય પોતપોતાની રીતે પૂર્ણિમા શું કે છે હોય બોલ ને બંને જણા આવ્યા છો પંકજ ક્યાં છે હા બરાબર ક્યાં આમના વાલા દીપકાનંદ સ્વામીજીના શું કહો છો એમને વ્યવહારના મારા બેન એવું કહો છો આ સાધુના કપડા પહેર્યા છે આપણે બધા આપણે આપણે તો સંન્યાસ લીધો તો એ આવા કપડામાં બધા કરવા પણ પામેલું સંયસ્ત શબ્દ બહુ મોટો છે એના પછી સંન્યાસી શરીર શરીરમાં જીવવાનો એનો જે રીતે હોય તે બધું એટલે તારું ચીજ મારામાં સ્થિર કરવા સમજ ન હતી કે દાદા વિધિ બોલું છું પણ કઈ બધું આમ બહાર જાય છે ચીજને આ બરાબર છે મેં કહું બરાબર છે પણ બહાર ગયું તે વખતે તને ખબર પડી કે નહીં હું ખબર પડી એટલે તરત જ ઉપયોગ પાછો આવે ને કે નહીં પણ એ થશે ખરું બહુ આમ આમ આમ એમ કરતા પછી સ્થિરતા આવે એકદમ ના આવે એકદમ કેવી રીતે આવી શકે અને કઈ વાત કહે છે સાદામાં સાદો વખત છે કે ઘરની ભીતોય દાદા દાદા બોલે છે બીજું કશું બોલીશ જ નહીં કેશ એટલે આપડા મહાત્મા આ બહુ સારું ફાઈ ગયું બધા એટલું તમે એટલે જે હર્ષ પામનો દેશ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા એમની હાજરીમાં એ પેલા પૂતગલ હિસાબે કહેલું છે દરેક દેશકાર માટે હોય છે બધા માહેર ભગવાન દેશકાર માટે આ હતા આજનો દેશકાર અને ધર્મનું અનુશાસન છે વીરનું શાસન છે એમાં એવા શાસન અધિકારી પુરુષ ના હોય શું કહ્યું પુરુષ જે વિતરાકતા સાથે જ હોવા ઘટે તો ના ચાલે અને પાઠ ઉપર બેસનારા એ વિતરાકતા સાથેના હોવા ઘટે આ વિતરાગતા કંઈથી લાવી એ શું છે વસ્તુ છે ચીજ છે શું એ જીવવાનો પ્રકાર છે એટલે માહિર ભગવાને કહો સુદરમા સ્વામીની પાઠ છે જરૂર પરંતુ હવે તમે આ ચતુર્વિદ સંઘ છે એ સંઘમાં તમે બધાની જોડે પરિચયમાં આવશો બધાની જોડે રહેવું પડશે અને તમે એવો વ્યવહાર થઈ જશે એમાં પાઠ ઉપર જવાબદારી એ આવે છે કે જો પાઠને કસાયો નથી તો બેસનારા અને કશાયો બને તેટલા મોરા પડે અને ઓછા થતા જાય ખબર પડતી જતી જાય એ બેસવું પડે સાહેબ એવું જ ને આ મોટી આજ્ઞા હતી માગવાનની કશાયો થી આપણે મુક્ત થઈએ એના માટે એટલે રાગ દ્વેષથી મુક્તિ આ રીતે કહેવાયું પણ દર્શનમાં આ રીતે આવી ગયું એવું વેદાંતમાં આવ્યું કે બ્રહ્મનું દર્શન કરવું છે બ્રહ્મનો અનુભવ કરવો છે તો કેવી રીતે તો કે મર વિક્ષેપ દાદા એ અદભુત સમજાયું છે એમાં પણ કેટલો મોટો એક બહુ મોટો હરીશ બધું નીકળેવું છે ભાઈ બંને તો મળેપ કોજ અજ્ઞાન છે પછી અજ્ઞાન પછી કેટલું બધું કહ્યું કવિરાજ તો બાપ માન બધું બહુ બોલ્યા એ તો બે વાક્યો તો બોલો સાહેબ અહંકાર નો મળે ના હોય તો આપડે બતા મળવું તો થોડું કરવું જ પડે તું બોલ ને પુષ્પા અહંકાર ના નામ એવું કશું છે ને કઈક કવિ રાતના શબ્દો મેં પાછું બધું વિસ્તાર કરવો પડે એની માયા કહ્યું ને એ ચારિત્ર મોહની આખું ચારિત્ર મોહરી મારાપણું જળાઈ ગયેલું છે શરીરમાં આખું એટલે હવે આપણે એ મારાપણું કેવી રીતે છે વિસ્તારથી કહ્યું દાદાએ હું વિસ્તારથી કહ્યું નવની આત્મા આપતા વાણીમાં બધો વિસ્તાર લાંબો કર્યો છે એનો બધી રીતે જ અને આપણા બધા અક્રમ વિજ્ઞાનમાં સત્સંગો આ બધું બેઝિકલી આ જ છે મૂળ બીજું કશું નથી વ્યવહાર ને વ્યવહાર છૂટો પડે જાય છે નિશ્ચય નિશ્ચય રીતે છે આ વસ્તુ બન્યા કરે જો કે સાનંદજી આઈ ગયા છે ગુરુજી બહુ મેં જબરજસ્ત કરી રહ્યો છે અને દાદા કહેતા ચતુર છે હા ચતુર શબ્દ વાપરતા ચતુર શબ્દ બહુ સરસ શબ્દ છે તો કોણ કોણ જે મેં છે કે નહીં આશક્તિ રહીત હોય નિંદા અને સ્તુતિ સમાન માને નિંદા ને સ્તુતિ સમાન કેમનું મનાય પુષ્પે પછી મનનશીલ હોય એ તો જ્યારે મનન કરવાની એના પર શક્તિ કરે છે મનન કરે છે એટલા માટે એ મનન કરવું પણ ક્રિયાભાવ છે કરવાનો એ કોનો અંદરથી અંદરના માટે છે એટલે અંદર આપણે શરીર સ્થૂલ છે એમાં સૂક્ષ્મતામાં જવા માટેનો કરતા ભાવ છે એટલા માટે એ સ્થૂલ સૂક્ષ્મ કહ્યું અને સા ના આ સૂક્ષ્મ કારણના ભાગમાં પોતે શરીરના ક્રિયાઓમાં કરવાપણા કરીને પોતે અંદર જવા જાય છે એટલે કહ્યું કે આ બહારથી અંદર જવાનો બધો માર્ગ છે તે સ્થૂળમાં છે સ્થુળના સૂક્ષ્મ છે એટલે ઘરના સંબંધો છોડ્યા છે એટલે સાધુ થયો છે આટલું જ કરતા ભાવમાં છે આ બધું પરંતુ મહાત્મા મહાત્મા પદ પામે છે ત્યારથી જ સૂક્ષ્મમાં પેશી જાય છે દાદા મૂકે છે શરીરથી મુક્ત મનથી મુક્ત કરાવતાની સાથે જ એ સૂક્ષ્મતામાં આવે છે એટલે કે શરીરની ક્રિયાઓમાં સૂક્ષ્મતામાં સૂક્ષ્મતાનો ભાગ સમજવા માટે એને એ હવે કહે છે કે આ મન સૂક્ષ્મથી સૂક્ષ્મ એવું મન છે આપણે આત્માને માટે સૂક્ષ્મથી સૂક્ષ્મ એ છે પણ મનને એટલું કહ્યું પણ એટલું બધું ના બોલાય મન માટે મન માટે એટલું ના બોલાય પણ સૂક્ષ્મ તો જરૂર કહ્યું કારણ કે આજના વિજ્ઞાનીઓ આટલી બધા વિજ્ઞાનમાં પરમાણુ પરમાણુ તો નહીં પણ એટમ કે છે પણ એને લોકો પરમાણુ જુદું જુદું સમજે છે એ લેવલે ગયા છે બધા કેટલી બધી લેવલે ગયા છે તો જુઓ તમે એમાં પણ મન ના કોઈ પામી શકે કારણ કે મનની સૂક્ષ્મતા એવી છે કે અણુને પરમાણુ વચ્ચે પણ અણુની ભાષા જેવી છે આજના વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં કે એ તો કેટલી બધી સર હજુ તો એ આ દોષી માનું કે છે પેલી અરે એના જેવું છે તો એની આગળ બહુ સૂક્ષ્મતા છે મનની તો પણ અણુની સૂક્ષ્મતાની વાત કરું છું હરીશભાઈ ખરું બહુ સૂક્ષ્મતા કશું નહીં તો આપણે આજે ભણતર વધી ગયું બધું એના કારણે આ થાય ઓહો આમ આમ બધું થઈ જાય દરેકને પણ થાય છે બધા એટલે મનથી મનનશીલ એટલે મનન ક્રિયા આપણી ના હોય હવે મન તો ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એને જોવા જાણવાનું હોય સંતોષી રે નિશ્ચિત સ્થાન વિનાનો નિશ્ચિત સ્થાન વિનાનો એટલે કે રહેવાના સ્થાનમાં મમતા રહીત એટલે ઘર મારું છે એવું નહીં હમ ઘરનું ઘર છે હું એમાં રહેનારો છું શું કહ્યું એવું નહીં હા કવિરાજે કહ્યું ને બીતો બોલે હે સ્કૂલ કોની વાત છે બહુ નિર્દોષ છે બહુ સુંદર આટલા મોટા થયા તો નાના હોય એવું કરે છે વિના નો એટલે પોતાનું સ્થાન મળ્યા પછી કેવી રીતે આવી રહી શકે બીજા કોઈ સ્થાનમાં પરસ્થાનમાં એને નિશ્ચિત રાખે કેવી રીતે પોતાનું સ્વસંસ્થાન પ્રાપ્ત કર્યું છે એને શું કહ્યું સંસ્થાન શબ્દ સમસ્થાન સ્તંભ પરથી છે કમ્પાઉન્ડ સ્વરૂપે છે સ્વસંસ્થાન અને એના પરથી આ તીર્થંકરો દેહ એ ચતુરસ સંસ્થાન કહેવાય છે ચતુરસ ગમાંથી માપવા જાય ને દેહનું એ બધા માપ સરખાં જ હોવા જશે કુદરતી છેલ્લામાં છેલ્લું શરીર એ આજ્ઞાધર્મ આવું બને છે તૈયાર થાય છે એ કારણ ભાગમાં તૈયાર થાય છે આ કારણ ભાગ સમજવો બહુ હું દાદા ભગવાન સ્વરૂપે કેવું છું તું સમજી શકીશ અને એ સમજે જેટલો સમજણનો ભાગ પચ્યો હશે તમને એટલો તમે દાદા ભગવાન યથાર્થ સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે આજે સદેહ નથી છતાંય તમે જોઈ શકશો જેમને મળ્યા છે તે અને ના મળ્યા હોય એને પણ અંદર એનો યોગ હોય પુણ્યનો એવું હોય ને ચિત્રપટ જોશે પણ આજે દાદા ભગવાન મારા સ્વપ્નમાં આવ્યા હતા કે છે એવા ઘણા દાખલા બનેલા છે બનેલા છે સ્થિર બુદ્ધિવાળો હોય સ્થિર બુદ્ધિવાળો એટલે કે સમ્યક બુદ્ધિવાળો શું કહ્યું એટલે આપણે આજ્ઞાધર્મથી જીવન જાય છે એમાં આપણી પેલી બુદ્ધિમાં વિપરીતતા આવી છે એ વિભાગ નીકળતો જતો જાય સમજાયું ને એટલે સમતા આવતી જતી જાય ક્ષમતા આવતી જતી જાય એટલે કે સમ્યકપણું એ પ્રકારે કામ કરે અને જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ સંયમ માર્ગમાં હોય બ્રહ્મચર્ય લીધું હોય કે ઘરવાળા હોય બધાને બુદ્ધિ એનો વ્યવહારનો બધો વ્યવહાર તો ચલાવશે ને શરીરનો એટલે બુદ્ધિ હોય હોય છેલ્લે સુધી જવાની તો પણ સમ્યકતા આવશે એમાં સમ્યકતાનું ડેફિનેશન કેટલી સુંદર આપી દાદા ભગવાને આપણને થિયરી ઓફ રિયા તો મૂકી જ દીધા સમજાયું ને પણ એ પ્રેક્ટિકલ થવા જાય એટલે થિયરી ઓફ રિલેટિવિટી છે ને એ પૂરેપૂરી આઈન્સ્ટાઈન સાહેબ જે સમજ્યા નહોતા તે સમજાઈ જાય શું કહ્યું એટલી બધી સમજાઈ જાય કે બધી રિલેટિવિટી વાળા બધા જુદા શરીરો છે છતાં પણ એમાં પોતે પોતાને જ જુએ એવું નહીં પોતે જુએ પછી એમાં પૂદગલનો ભેદ ક્યાં આવ્યો વાત સમજાય છે આ દ્રષ્ટિ આવી આપણી વિકાસ થઈ શકે છે પણ એ વિકાસ થવા માટે શરૂઆતો કરવા માટે ઘણું બધું પ્રયોગો આપવા પડે છે એમને હમ પ્રયોગો આપવા પ્રયોગો આપવા પડે છતાં પણ એ પ્રયોગોમાં આપણે સમજાશું આ વાત જોવાનું છે સમજાયું ને એક વખત પૂતગલમાં ગમે ત્યાં આગરી ગલાય કેવી રીતે આપણાથી શું બિપિનભાઈ સાહેબ શું કે વાક્ય એવું સરસ બોલે છે ઓછા માં ઓછું બોલે છે કવિરાજ કોઈ આવે ને વાત થી નીકળે તો જ નીકળે તમારા રજનીભાઈ ગયા હતા કઈક બહુ એમને સારું લાગ્યું બોલો શું લાગ્યું બોલો દાદાજી એમની સાથે તો પાંચ કલાક નો બૌ યુઝુલ પાંચ મિનિટ પાંચ કલાક દાદાજી એટલું તો કોઈ બેટો લખી નાખ્યા સાહેબ જોડે અમારી બહુ વાતો થઈ ઉત્તમ શાહ શશિકાંતિવ કેટલું કલાક ચાલેલું આપડે આજે શશિકાંતભાઈ એ છેલ્લે કવિરાજ એવા ઉદાસીન રહ્યા કરતા હતા બે ચાર વર્ષથી હું જોયા કરતો હતો અને ભક્તિબેન કહે બોલતા જ નથી આપણે બોલે તો હમ હમ હમ આ મામત કોઈ બહે અને પછી કહ્યું તેની પુના એની છોકરી એની દીકરીને ખબર પડી પુના તો એકદમ આવી પડી કે પપ્પાજી જરા હોસ્પિટલમાં દાખલ થયા તારે એની દીકરી આવી એ કેમ્પમાં રહે મોડું ફફતું હતું કરોતું હતું અને ત્યાં ઘરમાં બેઠા બેઠા ચાલ્યા જ કરે એને આ કે છે બસ પછી એને કે છે શું હું જાઉં છું સમાધિ એની કોઈ પૂછ્યું સમાધિ શું છે તે સમાધિ મરણ કહ્યું છે એટલે આમ જો વિચારવા જઈએ તો આપણને નહીં સમજાય આ વસ્તુ સમાધિ પણ સમજાશે નહીં પણ મહાત્માઓને આ તો જે નિર્વિકલ્પ સમાધિમાં એટલે કે આપણે શરીરથી હઈએ તો એવી રીતે સમજીએ છીએ ના દશા એ કરીને છે નિર્વિકલ્પ સમાધિ એ દશા છે એક જાતની અંદરથી જીવાતી દશા દરેકના હોય છે કે આપણે બધા હિસાબોના હિસાબે દરેક અમુક અમુક પ્રકારે હોય જ બધાને હોય રહ્યા જ કરે અને એટલા માટે અંત સમાધિ મરણ એટલે છેલ્લામાં છેલ્લી એ નિર્વિકલ્પ દશા એટલે દેહની સ્થિતિ આવે છેલ્લી ત્યારે સમાધિપૂર્વક હોય છે દરેકને જોજો તમે બધાને તમે કોઈને વાત કરજો ઇવન એક્સિડન્ટ થાય તો પણ સાહેબ મેદ્ધાવાન થવાનું કહ્યું જ નથી તમારે શ્રદ્ધા આવે ના આવે કશું ના આવે તો મારા પર તો આવી જ પડશે તમે જશો ક્યાં સાથી તો કે આ ભગવાન નો ગુણ હોય એ કાયમ નો જ હોય એ તો ભગવાન ભગવાન કેવી રીતે કેવાશે શ્રદ્ધા એટલે શાસ્ત્રોમાં કહ્યું શ્રદ્ધા પરમ દુલ્લા શ્રદ્ધા પરમ દુલ્હ શ્રદ્ધા માણસને બેસવી એ કઈ શ્રદ્ધા કે કોઈ બેઠા પછી જાય જ નહીં એટલે ક્ષાયકતાને પામેલી શ્રદ્ધા એ દાદા કે છે અને આ કાળમાં જે શક્ય નથી એ શક્ય બન્યું એટલે આપણે અગિયાર હું ઘણી ઘણી રીતે કહેવાય ને બધું હમ અને આ બધી વાતો કવિરાજના પદોમાં તો આવી જ છે તમારે બધી કાઢવાની અને અમને પકડજો આવે હા જજો એમને હા જમાડશે બધું કરશે ઘરમાં રાખશે પણ હોલમાં જજો હોલમાં જજો બધાને હાજરી મળશે ને તો બહુ આનંદ આવશે મહેન્દ્ર અન જયા છે કે તમે યોગેશનંદજી કહેજો ત્યાં આપણે મધુરેકા હોલમાં ગોઠવો છો ને સારો છે આપણો હોલ હમ એવી રીતે કરજો તમે પણ એ ગોઠવે જ્યારે પ્રયોગ કરે ત્યારે એક કે બે કે ત્રણ દિવસ સત્સંગ રાખી લેજો અમે હમ જરૂર હોય તો પર્યુષણનો એક દિવસ આપી દેજો બે દિવસમાં શું આપણે કરીએ જ છે ને આ બધું એક જ છે ને એમાં એ આપણું પરિવર્ષણ જ છે ને પર્યુષણ એટલે શું કે બહાર નીકળી ગયેલા પોતે પોતાના નિજ સ્વરૂપ થઈ જાય છે એના માટે એનું આ પૂતગલિક પુરુષાર્થ છે પરંતુ આપણે તો દ્રષ્ટિ પામેલા છીએ એટલે આપણા માટે એ પર્યુષણ પણ આવું અદ્ભુત બની જાય છે એવું એટલે સમયે એનો સદઉપયોગ થાય બે વસ્તુ થઈ જાય ના થાય સાહેબ આપતા બરો થાય ને એટલે આ કે તમે પ્રયોગ કરજો હા જેઓ શ્રદ્ધાવન થઈ મારા પર પરાયણ રહી ઉપર કરેલા ધર્મમે અમૃતને તે પ્રમાણે સેવે છે તે ભક્તો મને સદાય પ્રિય છે એટલે પોતાનું પદ જ બધાને આપ્યું શુદ્ધાત્મા પદ જે પોતાનું જ બધામાં આપી શકે ને પોતાનું નથી કેમના આપી શકશે એટલે અમેરિકામાં એક વાત કહેવાયું દાદા આ તબિયત નરમ હતી દાદા મને મારું આપનું આયુષ્ય લાગી જાઓ તો કે ઉભા પછી એમને ધીમેને બોલાયા એટલે શું ના ના ના મારું બરોબર છે આ બધી લાક્ષણિક વાતો છે હમ આવું ચાલો દાદાજી હા સવાર ક્યાર થઈ ગયા દાદા થયો સો વર્ષ પૂરા થયા છે આજે જ એટલે એને બધું આજે ઘણો બધો એનો આખો લેખ આવ્યો છે હવે એ થયો ઓફ રિલેટિવિટીમાં ઓબ્જેક્ટ છે જ નહીં એટલે ઓબ્જેક્ટની કલ્પના છે અને જો ઓબ્જેક્ટ કરીને એને એટલે શું કહેવા માંગે છે કહી શકતો નથી પણ ભાષા તત્વની વાપરે છે તત્વ ના આવી શકે ઇનડાયરેક્ટ છે આખું સમજાયું ને એટલે તો એના બધું બહુ છે આપણે તમને એ જોયું કે કલાક દોઢ કલાક વાત કરી હતી તમારે ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ સબ્જેક્ટિવબજેક્ટિવ એટલે આપણે શુદ્ધાત્મા છીએ કેવાબી એ નહી આ તો પૂતગલની અવસ્થા હોય સબસ્ટન્સ કે છે પૂતગલ હોય તેની અવસ્થા હોય કે ના હોય આ સબ્જેક્ટ બહુ મોટું શાસ્ત્ર છે નાનું નથી સાક્ષી ભાવ સારા પરથી આવ્યો સાક્ષી ભાવ એ બહુ તટસ્થ છે અંદરથી શરીર જોડે તટસ્થ થાય રહેવાનું આપણું આખો અંદર પ્રયાસ હોય બધો અને એ રીતે આપણે શરીર જોડે આપણે કોઈ જાતનું વલણ કોઈ પણ પ્રકારનું ના હોય બે બાજુ માંથી તટસ્થતા થઈ એટલે શબ્દ છે પણ એમાં અહંકારની હાજરી જરૂર પડે સાહેબ ના સમજવું અહંકાર ની જરૂર પડે ઓબ્ઝેક્ટને કઈને ઓબ્ઝર્વેશન પણ હજુ ઓબ્ઝર્વેશન શબ્દ કે છે ત્યારે આપણે જે કૃષ્ણમૂર્તિ નું બધું એમ જ આવ્યું ને કૃષ્ણમૂર્તિ ફિલોસોફર બધા મોટા થઈ ગયા ઓબ્ઝર્વ એ કહેવા માંગે છે પણ ઓબ્ઝર્વર હોય તો ઓબ્ઝર્વ કરે ને તો કયો ઓબ્ઝર્વર ઓબ્ઝર્વરને પોતાને જાણનારો ઓબ્ઝર્વરને જોનારો કૃષ્ણમૂર્તિએ થોડુંક ઇનડાયરેક્ટલી બહુ કહ્યું છે કારણ કે મનના સ્તર પર બહુ સારા એવાલેબલ હતા પણ બહુ એટલે સામાન્ય મનુષ્યના સ્તરથી ઊંચા લેવલે હતા આ જ રીતે બુદ્ધ ભગવાન એ આજે મનના સ્તરો તો મનમાં બહુ સારી રીતે એમને ઓરંગાયેલા હતા બધા જ પણ બુદ્ધિના સ્તરમાં પછી આગળ જતા જતા જતા છેલ્લે આયુષ્ય બંધ આવ્યો ને છેલ્લા સ્તરોમાં જે અટક્યા ભગવાનના વચનો છેલ્લા જ અટક્યા હવે આ પુરુષો હોય એટલે ફરીથી આવી નીકળવું તો પડે છે એમને પણ દાદા કે છે અમારી આગળ બધા જ આઈ ગયેલા છે બધા છે મારી આગળ બધા જ છે પણ એ બધા આજે એમના કારણ ભાગમાં જીવી રહેલા છે શરીર બધું કાર્ય સ્વરૂપ છે તો પણ પણ કાળાના ભાગમાં હજુ સ્થૂલ સ્થુલના લેયરો જાય છે કયું સ્થુલ તો કે સૂક્ષ્મ સ્વરૂપ વાળું કેવું એટલે આંખોની જીવાની ક્રિયા સૂક્ષ્મ છે મને કહો સાંભરવાની આપણે એક વાર સાંભળી લીધું પછી પડઘો તો ના પડવો જોઈએ એક વાર જોઈ લીધું પછી એની ઉપર જોયેલું પજવા તો નહીં ને બોલોને સાહેબ જીભ એક વખત નીકળી ગઈ બોલી હલી ગઈ પછી ઘડી ઘડી પરેશાન સૂક્ષ્મ સ્થુલ એટલે આ નિકાલમાં છે હજુ નિકાલ પ્રોસેસ ચાલી રહ્યો છે હજુ તો સમજાયું ને પણ ધીમે ધીમે બધું ફિક્કું લાગતું જાય છે જરૂર ફિક લાગે છે સમજાયું કારણ કે સિદ્ધ ભગવાનનું સુખ ચાખ્યું ને એટલે આ બધું ફીકું પડી જાય છે જેવલી ખાધી એટલે ચા મોરી જ લાગે ને એટલે આ બધા સ્વાદ બધા સમજાવ્યું ને એટલે આહાર નિંદ્રા ભય અને મૈથુન આ ચાર જે સંજ્ઞાઓ છે ને એની સંઘની આ સંઘી ચેતનાઓ છે બધી એકથી અને દાદા આપણને આહારથી મુક્ત કર્યા નિંદ્રાથી મુક્ત કર્યા એટલે પહેલો દિવસનો પ્રયોગ કે છે તમને પહેલા આ કરજે તું હવે હું ગાઈ હતી ને જાગી ગયા હતા ને કે આ જાગી ગયો હતો કોણ જાગ્યું હતું એવું પૂછે પાછા પૂછ્યા પાછા હમ હવે અમને જરાક આ અમારી પરીક્ષાઓમાં છે ને તો ઊંટાને છતું કરવાનું બહુ આમાં પડી ગયેલું ભણ કરી અમે પૂછીએ શુદ્ધાત્મા જાગી ગયા હતા ને ઊંઘ આવે છે જે શરીર નો ગુણ છે પ્રકૃતિનો ગુણ છે એ આપણે આજે ગમે તેવો કેવો થઈ ગયો છે બધો એ પેલું વી શબ્દ ને લીધે વી શું કહ્યું હા વિભાવ સ્વરૂપ પૂતગલની અવસ્થાઓનું બનેલું માળખું શરીરનું શું કહ્યું વિવાહિક પૂતગલનું માળખું એટલે એ પ્રમાણે બુદ્ધિને એ આવી રીતે કહી વિપરીત કારણ કે બુદ્ધિ આપણને ચલાવનારી મુખ્ય પરિબળ બુદ્ધિ છે આખું શરીરને ચલાવનારું અને વ્યવહાર બધાને ચલાવનારું બુદ્ધિ વગર તો હોય જ નહીં એટલે દાદાએ બુદ્ધિને વખોડી પણ નથી અને વખાણી પણ નથી પરંતુ એને એનું જ્યાં જ્યાં જે યોગ્ય હોય એ રીતે સમજાવી દીધું છે પણ એ આપણે વિજ્ઞાન સ્વરૂપે બહાર લાવવાની બહુ જરૂર છે ઉત્તમ શાહ બધા જોડે બે પ્રેસિડેન્ટ થયા છો તો રિસર્ચ સેન્ટરના સાહેબ કોક દોડ જાઓ તમે પરવાનગી નથી આપતા શું કે છોકરાઓ નથી હાલતા હરીશભાઈ ને પાછળ પાછળ જ છે હરીશભાઈ હરીશભાઈ જોડે જયારે મજા ગમત થાય એવું છે હરીશભાઈ તમ બોલાવતા નથી એમને કવિરાજ પચીસ થઈ તો હવે જમાઈએ આપણે છેલ્લી કીર્તન ભક્તિ અને પછી લઈએ કઈ કઈ સુનિતા પીછે લઈ ગે એ ટેરા હે એ હેમાન કવિરાજ આ બહુ આ જબરી છે હા આપણે સત્સંગ ભક્તિ કીર્તન ભક્તિના સમયમાં થોડો વચમાં દાદા કે હું પેલા લઈ લઉં છું આપણે જેટલું કીર્તન ભક્તિ ઉપયોગ પૂર્વક જેટલી બોલાશે ને પાંચ વખતે બઉ અદભૂત કામ કરશે એટલે જવાબ આપણે ઉપયોગ બધા ગોઠવી દઉં હું શુદ્ધાત્મા છું દાદા ભગવાન છું ને ભક્તિ કર્યા કરીએ છીએ ચાલો of the one. સીમ જય જય કાર ભગવાન ના જય જય કાર જય ભગવાન ના જય જય કાર દાદા ભગવાન ના જય જય કાર ભગવાન ના હસીમ જય હસિમ જય જય કાર ભગવાના હસીમ જય જય કાર હો ભગવાન હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર હો દા ભગવાન જય જય દા ભગવાના હસીમ જય જયકાર હો ભગવાન હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવા હસિમ જય જયકાર भगवान ना हसिम जय जय कारो दादा भगवान ना हसिम जय जय कारो दादा भगवान ना हसिम जय जय कारो दादा भगवान ना हसिम जय जय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 અતિમ જય જય હો ભગવાન ના અતિમ જય કાર અતિમ જય જય કાર હો ભગવાન Oh, oh, oh, oh, oh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 jai jai kar ho dada bhagwan naasim jai jai kar ho dada bhagwan naasim jai jai kar ho dada bhagwan naasim jai jai kar ho જય જયકાર હો દાદા ભરસિમ જય જયકાર હો દાદા ભર ભાન નાસિમ જય જયકાર जयकार हो અસિમ જય જયકાર ભગવા જય જયકાર દાદા ભગવાન હિતમ જય જયકાર દાદા ભગવાન જય જયકાર દા ભગવાના સં જય જયકાર દાદા ભગવાન જય જયકાર દા ભગવાનાત્મ જય જયકારો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 सिंधई जयकार भगवाना सिंज जयकारो भगवाना जय कल्याण करो कल्याण करो कल्याण करो कल्याण शक्ति आपो शक्ति आप विश्व न जीवो सुख शांति ने पो જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો દાદા ભગવાન ના ઓ દાદા ભગવાન कयार बनोना कोई दी कयार बनोना, बनोना कोई दी, दी. कष्ट सदा कंपाव जो कष्ट सदा कंपाव जो रे सहना સંતાન ને સિંહા સંતાન ને શિયાળ શું કરી શકે શિયાળ સુ કરી શકે મણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે જય સચિદાનંદ જય પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર માં વિચરતા ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાન ની ભગવાન વર્તમાને મહાવી ક્ષેત્ર તથા અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિ પૂર્વક પંદર ક્ષેત્રો ના દેવ દેવીઓ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી સિમંદર સ્વામી ભગવાન ની યાદી જય શ્રીમંદ કરુણરા પંચમ દિવો શુદ્ધા શુદ્ધતા વઈ નિરવેદાર આ મૂર્તા મૂર્ત પ્રગટ જવતા પંચ પરમે ચરણ શા નો દિવો તા દનો દરવા જવેર પૂર્ણ તિરા પૂર્ણ દિવાતી પ્રવટ્યો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત સમર્ દાદા ભ્રગવીને સર્વ દાદા જ્ઞાનવતારી જગ કલ્યાણ મોતા પ્રે સમસ્તી અંગી વો કરે ભગવન દા સમર્ન જ્ઞાની અનંત દરસી અનંતસુખની પૂરમી અમૂતમૂરતનય દિવ્ય જુદાતાસિને દિવો તેજસ ચંદ્ર સમા શીતળો જસુચલ સમ સાગર ગંગે ભોક્તિ મંદિર ના ગુણલા પ્રત્યક્ષ પ્રઘટ ના ણ ભૂલિતરવે બ્રહ્મા સ્વામી સ્વામીભાવે બીજસ્વરૂપી બીજ સ્વભાવે કસલવર સે ભ્રગતિમ દાદા જ્યોતિ સમોતા મુદા અહ નાય પાની પૂર્ સંયોગી છોડાવ્યો સંસારે વંદ ગૃપાળો ભરત પ્રવર્તમાન સર્વ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય નિર્ણયથી જય દાદા ભગવાન દાદા સંગ્રમેશ્વર ભગવાન ભારતી કરી आता भगवान जगत दिवो आलादा के ओजस प्रकाशमान करे दाता प्रकाशमान करे जग कल्याणे प्रगत्या जग कल्याणे प्रगत्या ત્રિવી દાતા પટાળે તથા ત્રિવેદતા પટાળી સમાધી સમાધિ સમાધી સમાધિ જુદાત્મજ્યો જ રે જયદાતા ભગવાન તી આરતી દાદાની કેવલ દર્શન કરે તથા કેવળ દર્શન કરે ોષય નાપોષા જગે ગોષાયોષા જગે ક્રિયામાં કરતા જયતા ભગવાન પ્રિયારથી કેવળ જ્ઞાન પામે દાતા કેવર જ્ઞાન પામે સ્વસંશી સંવેદન સતી બ્રહ્મ પ્રકાશ સ્વયં જય આ ભગવા ચોટી વદી ટત પકરી તદા વદત પકરી ગાન ગા ભિન બેવી ગાન ગાબિનેવીચારીલય કલ્યાણ ભાવ ભાવે દાદા કલ્યાણ ભાવ ભાવે તીર્થંકર પદ પા તીર્થંકર પદ પા જગ કલ્યાણ કરે જય દાદા ભગવાર કેવર દે ગો જય દાદા કરે ગોક કૃપાયા કૃપા મિત્રિ તરણ તરણ તાર જય દાદા ભગવાન દાદા દાદા આરતી કેવળ જય ગોવિ ગાશે દાદા જય ગોવિ ગાશે એક મિદ્રશ્ય તરણ તરણ તાર જય દાદા ભગવાન જય દા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાન જન હે પર હે લા જતચિત પ્ર hari hamtaanam he da શા હોતરાુપમ આત્માનંદે પુષ્ટિ વચ સત્પુરુષો નું યોગ બળ સત્પુરુષો નું યોગ બળ અને પ્રગટ દાદા ભગવાન નું અને પ્રગટ દાદા ભગવાન આખા જગત નું કલ્યાણ કરો આખા જગત નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ નું બનવાની અને કલ્યાણ નું બનવાની અમની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમ વિશ્વ જીવો સમસ્ત વિશ્વ જીવો સુખ અને શાંતિ ને પામો સુખ અને શાંતિ ને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો મહાત્મા જગ્યા પર જ બેસજો થોડું જય સચ્ચિદાનંદ મહત્વની જાહેરાત સાંભળી લેજો ગુરુવારનો સત્સંગ સુદન એપાર્ટમેન્ટ ખાતે જે કનુ દાદાજીનો હતો તે કેટલાક સંયોગ વસાદ મોકૂફ રાખેલો છે હવે પછી જ્યારે સત્સંગ ગોઠવાશે ત્યારે